જય સ્વામીનારાયણ રાજવિંદ Satsang with Mooji विंदंग विंदंग गो विंदंग भज गोविंदम भज गोविंद मते श्लोक चाले छे आपने गेयम गीता नाम सहस्रम ध्येय श्रीपति रूपमजस्रम जेय सज्जन संगे देयम दीन, दीन, दीन दुखी गरीब ने दान आपो दान आप विषे अपने बात चले शंकराचार्य जी कहे दान आपो पांच कहे जे बे प्रवचन मा आप दान विषय दान घना लोको करे पन दान कई रीते करव ये बहुज ओछा लोग जाने दान नो महिमा बहुत श्रीमद भगवदगीता अठार अध्याय भगवान श्री कृष्ण अर्जुन ने कहे छे के हे अर्जुन तप क्यारे कनुष्य त्याग न करवा नहीं यज्ञ दान तप कारण के आ त्री मनुष्य न परम कल्याण करना है कोईपण संजोगों में त्याग न करज् महिमा अपने जाए यज्ञ यह परम पवित्र कार्य है क्या यज्ञ तो अपन से नमस्कार करने दर्शन करने हाथ जोड़ो भाव थे पवित्र कार्य दान करव दान तु ए, तो दान देना देवाक्रिया यज्ञ जेटली पवित्र है ये नमस्कार करने योग्य तपस्वी ने अपने जम नमस्कार कर प्रणाम करें બંને ની વચમાં ભગવાને દાન મૂક્યું છે એટલે દાન પણ એટલું જ પવિત્ર છે એ પણ એક મોટું યજ્ઞ માણસના અંતઃકરણ ને યજ્ઞ જેમ માણસના જીવનને નિર્મળ કરી નાખે છે એમ દાન પણ મનુષ્યના જીવનને શુદ્ધ કરી નાખે છે પણ જો रीत प्रमाण तो यज्ञ फलदायी थे पालन दानी विधिओं ले भाई दीदू न पकड़ रस्त दान दान खरुण विधि वगर बहुज शास्त्रीय विधि म तो करे, वे ब्राह्मण रहे मंत्रोच्चार करें संकल्प कर जल रखा पान थे दान देव स्वीकार बी विधिओं विधि बद क्या कर सौ थी सूक्ष्म विधिओ जो दाता ए पड़वा इतली पड़ा तो धन्य थी जाए विस्तार श्रीकृष्ण सत्तर मध्याय श्रीमद भगवद गीताज्ञ दान तप केव विस्तार समझाय हमें दान केम करव टूक मीता मुख्य बे पांच मुद्दाओं उपनिषदों में खूब दान नो महिमा वेदमागवत आदि शास्त्रों में एम अपने થોડા થોડા સમજી લેવા જરૂરી તો શ્રી ભગવદ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણને સમજાવતા દાનની વિધિ બતાવે છે વિધિની વાત આવે એટલે આપણે કહ્યું ને એમાં મંત્રોચારના અંતે એવું બધું યાદ આવે પણ એવું નથી વિધિ દાતાએ પાળવાની પોતાના જીવનમાં સૂક્ષ્મ છે તો ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે શ્રેષ્ઠ દાન ક્યુ एक तो कर्तव्य समझी दान आप बीज कोईपदला अपेक्षा वगर दान आप तीज देश काल ने समझी दान आपके समय संजोग ने अनुसार दान आप चौथों सुपात्र ने दान आप लगे बहुत सामन्य आई बहुत भगवान कंभीर बात कर दीधी हो कर्तव्य समझी दान आप ग्रहस्थ छे एट दान आप फरज ग्रहस्थ फरज है कि दान आप कर्तव्य एट्ल फरज फरज समझी दान आप भाव सारो गस्थरज के ग्रहस्थ दान करतव्य फरज थोड़ा दबाण है ग्रहस्थ छे एट दान करव जो ग्रहस्थ न होरज नहीं आ दबाण है सूक्ष्मीते शिक्षक छे अमार विद्यार्थी भईए ये अमारी फरज है न हो तो कई लेवा देवा शास्त्र के तभी जो विद्या भीजा ने भणव शिक्षक हो के न हो, न हो कोई रोल नहीं अं शू अ फरज है कर्तव्य से शिक्षक छे तो दबाण थे थोड़ा दीकरा छाँ बाप से गृहस्थ नव्य दान कर दान कर सारी बात है छता दबाण थी, थी। थे बीजोपण भाव छुपाये गृहस्थिया छे तो दान कर पड़े शुक्र करे तो करव आ लाचारी भाव शिक्षक थे थव तो बीज ना थवाडमिशन मिल नहीं तो शिक्षक थै तो हम विद्यार्थी भाव पड़े ने शू करे करव पड़े दीकर ध्यान शुभ हम घर मां बाप सेवा करतु तो आने कर्तव्य एट्ले फरज अर्थ सारो है यम दबाणपण नो भाव है लाचारी नो भाव छता कर्तव्य समझी दान करेष्ठ अर्थ ये जूबी नर्थ कर्तव्य काम एवं मनुष्य छो हा तो मनुष्य देहे कर दान करोड़ चूक्या तो मरी गया एम समझी दान कर कर्तव्य एट करवाजू काम, काम करूक करू जेव नहीं दान कर आ श्रेष्ठ दानी विधि करव पड़े फरज रीते दान करे एम थोड़ा कचास कर आ काम करेव एम समझी दान कर श्रेष्ठ दान है महाराजा परदुख दुख भंजक विक्रम महाराजा रोजे कचेरी जता पेला छूटे हाथ दान आप एट बढ़ दान आपे ने एट्ले कोषाध्यक्ष कारभारी एने चिंता थाय आमज जो आपता रहे तो खजा शुन महाराज ने कई मोढ़ा मोड़ तो कहवाई नहीं महाराज आ थोड़ा पड़त थाय युक्ति कर મહારાજા વિક્રમ જેવા નીકળે અને સૌ પ્રથમ કચેરીમાં જતા પેલા દાન પીઠ પર આવી અને દાન આપવા જાય એ પેસેજમાં માર્ગમાં જેવા પગ મૂકીને આગળ ચાલે એટલે સામે વંચાય એવી રીતે દિવાલ ઉપર કારભારી કોષાધક્ષ લખી નાખ્યું આ પદાર્થે ધનમ રક્ષે आपत्ति समय धन संचि राखव जी राइए विपत्ति में काम आ पदार्थे आपत्ति वक्तम रक्षे धन दन साचवे येवाम महाराजा निकल आ कोषा जक्ष कार्य चिंता साची है बे क्षण मे अटकी गया कि आपत्तिना समय धन साचवुज બધું દેવાય રાજ્ય છે પણ વિક્રમ મહારાજ ત્યાંથી લઈ લખવાની કાર્યપદાર્થે ધનમ રક્ષે મહારાજા વિક્રમે નીચે લખ્યું મહતામ આપદ કુત ભાગ્યશાળી ને આપત્તિ ક્યાંથી હોઈ શકે એ તો જેના ફૂટી ગયા હોય એને આપત્તિ હોય પણ ભાગ્યશાળી આપત્તિ શું મહતા જેના મહાભાગ્ય છે જીવનમાં આપતી ક્યાંથી હોય અને ગયા અને દાન પીઠી કાઉ બેસીને છૂટે હાથે દાન આપ્યું કાર કે અસર કઈ ના થઈ વળી વાંચીને કારભારી બીજે દિવસે વહેલા આવી લખી નાખ્યું કદાચ કુપ્યતે દૈવ ભાગ્ય પણ ક્યારેક રિસાઈ જતું હોય છે કેવા કેવા બુદ્ધિશાળી હોય છે કદાચ જતું હોય છે માટે આ પદાર્થ ધનમ રક્ષે વળી વિક્રમ મહારાજે નીકળ્યા વાંચ્યું ઓહો ક્યારેક ભાગ્ય પણ રીસાઈ જતું હોય છે એમ આ કોષાધ્યક્ષ કહેવા માંગે છે માટે ધન સંચી રાખવું જોઈએ ક્યારેક ભાગ્ય પણ રીસાઈ જતું હોય છે તો નીચે લખ્યું કે જો ભાગ્ય રીસાઈ જાય તો એનો જવાબ સંસ્કૃત લખ્યો કે સંચિતમ આપી વિનશ્યતિ ભાગ્ય રીસાઈ જાય તો સંગ્રહલો નાશ થઈ જતું હોય છે માટે કારભારી નથી આપત્તિ ભાગ્ય રીસાય ભાગ્ય રીસાય તો ગમે તેટલું સંઘરીને ગમે ત્યાં રાખ્યું હોય ત્યાંથી ગમે ત્યાં રીતે નાશ પામી જાય ચોર ચોરી જાય અગ્નિ લાગી જાય બળી જાય ભસ્મ થઈ જાય બધું થઈ શકે છે તો ભાગ્ય રીસાય ત્યારે તો સંઘરેલું હોય એ પણ नाश पमी जाए कारभारी मने दान आप दान करी जेऊ छे छे ये गम्मे कर संजो दूक नहीं तो भूलचूक अपाई जाए छे। तो एवं गीता एम कहे छे, जो के करवा काम समझी आम दान आपे ये दान તા એવો સરસ મજાનો ઢીલ્યો બનાવ્યો એના ઉપર સરસ મજાનું ગાદલું મશરૂના સરસ ઓછાણ એના ઉપર ગાલમસૂરિયા ઓશિકા બે ત્રણ અને સરસ મજાનો તક્યો હાથમાં દુધેરી સરસ મજાની ભેંસ નવચાંદરી એની સાંકળ પકડેલી ને એની પાછળ એક ચાકર એ ભેંસ નાની પાડી એને લઈને ચાલતો આવે અને ગઢાળીથી ગઢડા આવે મહારાજ ને અર્પણ કરવા માટે પંદર કિલોમીટર થાય માથે ઉપાડી ને આ બધું ચાલ્યા આવે છે આંબા શેખ પણ જેવો દાદાનો દરબાર આવ્યો ને એવા ઝડપભેર ચાલ્યા એલો ચાકરે બિચારો પાછળ રહી જાય ભેંસ આમ જાય રૂમાડા મારતી અને આંબા શેઠ જય ન્યાલકરણ જય ભગવાન જય હરિ જય સહજાનંદ પ્રભુ જય સ્વામિનારાયણ કરતા પણ એવા જાણે કોઈ પાછળ ચોર ડાકું પડ્યા હોય એવી રીતે ભાગ્યા દાદાના દરબારમાં પ્રવેશ કર્યો ધૂળની ડમરીઓ ઉડી જાય પાછળ ગોવાળ તતડા આવે અને લીંબુ નીચે મહારાજ સભા કરીને બેઠેલા અને આ વાવાઝોડું આવ્યું કે મહારાજ ને સભા તો બધી જોઈ રહી ભેંસ આંબા શેઠ અને ધુમાડા વેલા શું ધૂળની ડમરી ઉડાડતા આવે હા દમણ એટલે શ્વાસ ચડી ગયેલો જય ન્યાલ પ્રભુ જય હરિ ઘનશ્યામ જય સહજાનંદ પ્રભુ અરે મહારાજ ને સભા બધી જોઈ રહી કે છે એકદમ આવીને ભેષની સાકળ ગોવાળ ને દઈ અને માંડા દંડવત કરવા પણ મહારાજ કે રાખો રાખો શેઠ શું છે અરે મહારાજ જવા દો વાત કર્યા જેવી નથી શું થયું પણ અરે વાત જવા દો મારા દડવત કરી લેવા દો એવા હાફી ગયેલા શ્વાસ ચડી ગયેલો મહારાજ કે રાખો રાખો શેઠ માડો હાથ પકડીને મહારાજ બેસાડ્યા શેઠ શું છે અરે વાત જવા દો હે મહારાજ કે બ્રહ્મચાર્યને પાણી પાણી પીવડાવવા આમ જોવાની પરિસ્થિતિ તો વિચિત્ર થઈ ગઈ શેઠની શેઠ પાણી પીવો ના તમે પીવડાવો તો પીવું છે મહારાજે જળો લઈને આંબા શેઠ ને કે લો શેઠ તમે પાણી એમ નહી પેલા બે ઘૂંટડા તમે પીવો મહારાજે બે ઘૂંટ પીધા પછી શેઠ આપ્યું શેઠ એક લોટો પાણી પી ગયા ઝાડું થયું મહારાજ અરે આંબા શેઠ પણ શું આટલું બધું થઈ ગયું છે મહારાજ મારા ઘરમાં આગ લાગી બધું બળીને ભસમાં થઈ ગયું આટલું માન બીજું તે એ હું લઈને તમારી પાસે દોડતો દોડતો આવ્યો છે મહારાજ ગજબ થઈ ગયો ઓહો હો શેઠ બધું બધું મહારાજ ભળીને ખાખ થઈ ગયું ખાખ થઈ ગયો આ એટલું છે બસ એ મને થયું મહારાજા પ્રભુને અર્પણ કરી દો મારા કે શેઠા તો ભારે કરી બહુ કરી મહારાજ બહુ કરી અરે શેઠ તો ઘર હળગી ગયું તો બૈરા છોકરા હા એ છે એ વાંધો નથી બેઠા છે એમને પણ એને રેવા કરવાનો આમ તો ઘર છે ને એમાં નિરાયતે બેઠા છે વાંધો નથી મહારાજ એક બાજુ કે ઘર માં બેઠા છે ભેરા છોકરા સારદા નરવા છે બીજી બાજુ એમ કે બધું હળગી ગયું એટલે મહારાજ ક્યા તમે કયો કઈ સમજાતું નથી એટલે પાછળ જે નોકર ભરવાડ હતો ને એમણે કીધું મહારાજ મને સમજાતું નથી એના ઘરે કઈ આગ લાગી નથી કાંઈ કઈ બળી નથી ગયું બધા નિરાયતે છે ઘર મજાના છે ખરડા મજાના છે આ શેઠ શું બોલે છે મને નથી સમજાતું બધું બળી ગયું ખાક થઈ ગયું આટલું બેચ્યું લાવ્યો હેઠ મહ શું છે વાત તો કરો એ મહારાજ વાત છે મહારાજ તમારા કામમાં ના આવે એ બધું હોળગી ગયું કેવાય આટલું મહારાજ તમારા કામમાં પહોંચી ગયું ને એજ રહ્યું કેવાય બાકી બધું બળીને ખાખ થઈ ગયું મહારાજ અહીંયા પહોચ્યું એટલું સાર્થક ભવિષ્યળી ગયું જેટલું પહોંચી ગયું એટલું કામ નું છે આને કેવાય શ્રેષ્ઠ દાન કરી લેવા જેવું કામ છે એમ સમજીને દાન કરે એ કેવું દાન કહેવાય શ્રેષ્ઠ દાન તો એ છે શ્રેષ્ઠ દાન એ કે આંબા આંબા શેઠ પાછે શ્રીજી મહારાજે માગ્યું નથી કે તમે ગાદલું લાવો ઓશિકુ લાવો માગ્યું નથી માગે અને આપે એના કરતા માગ્યા પેહલા આપી દે એ દાન શ્રેષ્ઠ છે હવે માગ્યા પેલા ક્યાં વાત માગ્યા તોય ન દે ભિખારી ને એક જગ્યા રોટલો મેળવ્યો છે એને એમ થઈ ગયું કે રોટલા ઉપર જો શાક પાંદડું કઈક છાસ કઈક મળી જાય તો હું રોટલો જમી લો એક ઘરે જઈને ઉભો રહ્યો શેઠ સાહેબ રોટલો તો એક જગ્યા શાક પાંદડું ક્યાંક એક બાજુ બેસીને જમી લો લે રોટલો તો મળી ગયો રોટલો મળી ગયો પણ કોરો કેમ છે સાહેબ અમને ભિખારી કોણ ચોપડીને દે લાય હું ચોપડી દઉં એ રોટલો લઈને ગયે ઘરમાં રોટલો ભિખારી ખાઈ ગયો ભિખારી રાહ જોઈ ગયું હવે આ માગે તો એ દિય ની ખાઈ જાય નમૂના હોય છે મંદિર આવીને મફત ખાઈ જાય હે ચા પાણી પી જાય ઉતારા પાણી રહી જાય ચાવીયું પાછી ખિસ્સામાં ભૂરી ને આ જાય આને શું કેવાય એક પૈસો દાન કોઈ ધર્મ મંદિરો ખાધા પીધા પછી દેવું નહીં પાછી ટીકા કરે હા બે હોય છે નમૂના હોય છે બઉ હોય છે એક ભિખારી એમ શેઠ પાસે શેઠજી બે દિવસ ભૂખ્યો દરેક ભિખારી બે દિવસ જ ભૂખ્યો હોય બોલો શેઠ સાહેબ બે દિવસ થી પૂછ્યો છું પાંચ રૂપિયા આપો ને તો કઈ રૂપિયા હવે આને સસ્તું મળે ખાવા જવું છું હવે એ ભિખારી શું દે હિયે શું શેઠ દુકાને બેઠેલા ટપાલી તાર લઈને આવ્યો તાર એને આપ્યો શેઠ આમ ચશ્મા પહેરતા હોય આમ ચશ્મા રાખીને આમ જોયું ટપાલિએ તાર આપ્યો તાર ખોલ્યો તાર વાંચો કમ્બાઈ મકાન જોઈન્ટમાં તાર વાંચી શેઠ ચેરો બદલાવી અને કીધું સાંભળ્યું સાંભળ્યું એટલે શેઠાણી નામ નો લેતા તેથી સાંભળ્યો એટલે તરત આવ્યા હા પાણી મૂકી દેજો ગરમ પાણી મૂકી દેજો શું થયું અર્થ મરણ નો તાર છે નાવાનું થયું એકદમ શેઠાની હાફડા ફાફડા થઈ જાય ને પાણી મૂકી દેજો મરણનું થયું એવું જ થાય ને અર્થ એટલે ટપાલી કે હવે અહીંયા ઉભા રહેવાનો અર્થ છે આમાં શું મળે એને એમ કે આ પરીક્ષાના પરિણામની સિઝન છે તો હોળી ક્યાંક સારું આવી ગયો છોકરો પાસ થઈ ગયો તો આપણને કઈક ટીપ્સ મળી જાય પાંચ પચીસ હજાર રૂપિયા આપી દે શેઠ સાહેબ તો આપણું કામ થઈ જાય ટપાલ બિચારો એ વરા તો શેઠ કે પાણી મૂકી દીધું પાણી મૂકી દયો અને શું થઈ ગયું કઈ નથી બાબલો પેલે નંબરે પાસ થઈ ગયો છે એનો તાર છે પણ તમે પાણી પાણી મૂકી દીધું ને હા એમાં ચાખાડ નાખી દે અરે આ દેતા હશે કોઈને मग्या दान श्रेष्ठ है ना दिए तो शु कमिका उद्योगपति हेनरी थोर्न टन थोर्न टन एम से एक बे पादरी ओ आई सेवा कार्य गरीबों चलावता हे दानी आया આદર આપ્યો બેઠા પાદરી એક હજાર ડોલર નો ચેક લખી આપ્યો પાદરી પાદરી ખુશ થઈ ગયા એ જમાને હજાર ડોલર એટલે બઉ કેવાય ને આજે પણ હજાર ડોલર એટલે ઘણું કેવાય ત્યારે તો હજાર ડોલર એટલે ખુશ થઈ ગયા પાદરી હજી આટલું આપ્યું હતું છે જે આમ બે વાત કરવાનો ભાવ થાય શેઠ સાહેબ તમે આમ છો આમ છો કાંઈક એના ઉદ્યોગ ને લાખો ડોલર ની ખોટ બે હવે લાખો ડોલર ધંધો ચોપટ થવાની નોબત વાગી ગઈ એ તાર લઈને ક્લાર્ક આવ્યો અને શેઠ આપ્યો હેનરી થોર્ટ અને વાંચો ચર્ચા કરી કલાક સાથે આવું છે પાદરીઓ ચેક લાવ પાછો લઈ લીધો પાદરીને એમ થયું કે વૈયા ગયા હોત તો સારું હતું આ બે મિનિટ મોડા પીડા આપણે રહી ગયા ધંધો ચોપટ થઈ જવાનો હોય તો પછી લઈએ જ લે ને પણ એને ફાડી નાખ્યો ચેક અને તરત બીજો ચેક લખ્યો એ બે હજાર લખી નાખ્યો લ્યો લઈ જાઓ હવે હા જોઈ જાય એક બાજુ ધંધો ચોપટ થવાની નોબત તાર છે તો હજાર આપ્યા તેની જગ્યાએ બે હજાર કરીને આપ્યા પાદરી કે સાહેબ તમે એક હજાર ડોલર આપ્યા તો બહુ થઈ ગયું તમે આ એક તો ધંધાની મુસીબત આવી પડી છે ભલા માણસ વયું જશે બધું જશે અત્યારે તમને દઈ દીધું એટલું કામનું આને કેવાય ગીતાના ન્યાય પ્રમાણે કર્તવ્ય સમજીને એટલે કે કરી લેવા જેવું કામ છે બાસ એજુ કઈ નઈ આને કરી બધા કઠણ જો આવું થવું એને જે પેલા એક્શન કરી ને એ બધા કરે હા એ કરે પણ પછી એને જે બે નો લખીને આપ્યો ને એ તો વિરલા દસ લાખમાં એક મળે ને એક દસ લાખ માં આવો માણસ મળે ને સૌ વિચારે આમાં કેમ દેવું અથવા તો કે સારું હજાર દીધા છે બરાબર છે હવે એને બે કરવાની હિંમત તો લગભગ કોઈને હાલે तर दे कर बैठूं तो दई देवा दें भला मैं खरे एट्लै बहु सरस शास्त्र में कहूखोड़ा करने नसीब सारू हो तार दान तो आप जीब बगड़ू हो नसीब हो ત્યારે તો ખાસ આપો લે સારો નસીબ હોય તો દાન આપો પણ તમારું નસીબ ખરાબ ચાલતું હોય તો અવશ્ય દાન કરો જ કેમ એ દાન કરશો એ તમારું નસીબ બદલશે હા બનેલી બધી કથાઓ તમને કહું છું આપણે અમદાવાદમાં જ બે ભાઈઓ એમાંથી એક તો ધામા ગયા ભોગીલાલ શેઠ આપણે સાંભળો જીવરાજ માતંગી ટ્રાન્સપોર્ટ વાળા ત્યારે માતંગી ટ્રાન્સપોર્ટ નહોતો એમને સ્થાય સામાન્ય સ્થિતિ એમના મિત્ર મનસુખભાઈ ગાંધી એ કદાચ હયાત છે બે મિત્ર બેની સ્થિતિ સાવ સામાન્ય પૈસાની બહુ જ પેલી મુશ્કેલી એ સમયમાં થોડા ઘણાઈ જો ક્યાંય પૈસા આવ્યા હોય કોઈ કઈ નાનું મોટું કામ કરવાથી તો ભોગીલાલ ભાઈ દાન કરે એટલે મનસુખભાઈ ગાંધી કે તો કે આપણે આપીએ તો કઈક ભગવાન આપે ને એની વિચાર જુઓ ત્યારે મનસુખભાઈ કે મારો તો એવો વિચાર છે ભગવાન આપે તો હું કઈક આપું ભગવાન આપે હું કહું देव, दर्शन जाऊ कार नारायण देव स्वामीनाभु कहू भगवान आपे तो आप भोगीलाल भाई के ना मारी समे तो भगवान आपीलाल भाई आपता रहा, थोड़ा वर्षो में ट्रांसपोर्ट कंपनी नाखी लाखों पति थे मनसुख भाई हजी एवा आ, आ परिस्थिति ते जाओ એટલે નસીબ પણ બદલે દાન આપીએ તો એટલે દાન અવશ્ય આપવું જોઈએ દાદાના દરબારમાં લીંબુ લીલોડા લીમડા નીચે ભગવાન સહજાનંદ સ્વામી પરમ કૃપાળુ આપણો બાપ એ બેઠાતા એ વખતે એક બ્રાહ્મણ આવ્યા ચિત્ર હાલ દશા વૃદ્ધ શરીર માથે પાઘડી બાંધેલી દંડ પ્રણામ કર્યા પાઘડીના લીરા થતા જાય આટલી સડેલી પાઘડી જાળવી જાળવી ને ખોલવી પડે પણ આ ગાંઠ ખોલે ને તોય તૂટતી જાય એવી પાઘડી એનો છેડો ખોલી એમાંથી એક રૂપિયો કાઢ્યો અને મહારાજના ચરણમાં લઈ મહારાજ આ ગોપીનાથજી મહારાજ મંદિર થાય છે તો મને એમ થયું કે હું પણ કંઈક આપું એટલે મહારાજે રૂપિયો વાંકાવાળી નામ લઈ લીધો હાથમાં રાખ્યો અને મહારાજ કે અરે ગોરબાપા આ રૂપિયો મને દીધો એના કરતા આ તમારી પાઘડીની જે દશા જોઈએ છે તો પેલા આ પાઘડી તો એક રૂપિયાની સારી લઈ લેવી ત્યારે ગોરદાદાએ શું કીધું કબ મહારાજ મારી પાસે માંડ માંડ રૂપિયો વેળો કયો પાઘડી લઉં તો મારા બાપા તમને શું દઉં હું પાઘડી લઉં તો તમને શું દઉં માટે મને ચૂપ પાઘડી ની વાત જવા દો પેલા હું તમને એમ સમજી આપે એ શ્રેષ્ઠ દાન છે જોજો વાત નાની લાગે પણ ન થાય થાય બઉ કઠોળ છે બાપા હા છે ને ખીસું અહીંયા જ હોય છે હાટ ઉપર હા સમજી ના દર્દીઓ રાખ્યા જો આ બાજુ રાખે હાથ ઉપર હોય છે ત્રણ ઇંચ નું ઊંડું પણ આમ જે કાઢીને આમ કરવું ને એ બહુ તકલીફ જીવ જીવ જતો એવું લાગે એવું લાગે એટલે શું કેવાય ખીસુ શું કેવાય પણ ખિસ્સા ને ઠલવો ઊંધું કરો તો ખીસ્સા નું શું થાય સુખી સાહેબ વાંચી જવો ખીસુ ઉલટુ કરો જો આ ખીસું તો સુખી થાય એટલે દાન કરી લેવા જેવું છે એમ સમજીને દાન કરે એ શ્રેષ્ઠ દાન છે અર્જુન એને કહેવાય કર્તવ્ય સમજીને દાન કર્યું કર્તવ્ય મનુષ્ય દેહ કરી લેવા જેવું વગર દાન કર કે ભાઈ અમે હોસ્પિટલમાં દાન આપીએ તમે કયો છો તો દસ લાખ આપીએ પણ અમારા પરિવાર ને સગા સંબંધીઓને સારવાર ઇમરજન્સી મળવી જોઈએ ગમે ત્યારે એક રૂમ લઈ જાય તો વાંધો નથી આને દાન કર્યું કેવાય નહી બદલાની ભાવના છે હા અમે તમારી સંસ્થામાં પચીસ લાખ આપીએ એમાં વાંધો નહી પણ ટ્રસ્ટી બનાવો કેતા હો તો પચાસ લાખ આપવું પડે તો અમારા વંશ પરંપરાગત ટ્રસ્ટી રાખો યા દાન નથી એ બધું વ્યવસ્થિત અમે જયારે આવીએ ત્યારે બધું વાગતા સ્વાગતા પૂરી થવી જોઈએ જો એ દાન આપ્યું હોય અને જ ભાઈ એને જો થોડા બોલાવામાં ચલાવવામાં ચા પાણીમાં નાસ્તામાં થોડો બધા રૂમ પેક થઈ ગયા હોય જરા કે ઠીક ન પડે એવો રૂમ આપ્યો હોય એમાં સમય ચાય નું પૂછાયું ન હોય આ ન પૂછાય તો જોવો જમાવટ આવી રીતે હોય કેટલા દીધા છે કેટલા ભાઈ એટલા પાછા લઈ જા પણ આમ ગગલા છે નો દાન કોને કેવાય કે દીધા પછી ભૂલી જાય એને દાન કહેવાય મહાત્માજી મરણ પથારી કીધું કેમ કલ્યાણ બોલો બોલો બાબજી જલ્દી બા બે વાત ભૂલી જાવી કોઈને તમે ઉપકાર કર્યો હોય કઈ દીધું હોય મદદ કરી હોય સહાય કરી હોય ઉપકાર કર્યો હોય કોઈ પણ નહીં એ ભૂલી જવું યાદ ના રાખવું અને બીજું परिस्थिति में दुख आपने ते भूली जाए ते कोई उपकार करो हो भूली जाएज तमरा उपकार करो होने भूली जाए बे वस्तु याद रखो एक મૃત્યુ નિશ્ચિત છે એને સતત યાદ રાખજો હા હા હા કરવા જેવું નથી બધા સમય કરવા જેવું નથી મૃત્યુ યાદ રાખ્યો ગમે ત્યારે હાલતા હાલતા ટ્રક ટાયર ફરી વળે ટાટા ટાટા ટાટા ટા થઈ જાય એટલે મોત હવે નિરાતે ખીચડી શીરો પૂરી શાક ભજીયા દબાવીને સૂતો હોય ફવાર ઉઠે જ નહીં શું કઈ નક્કી છે ગોધડું ઉચકાવે મોઢું ફાઇટ ઈ આય પીડ્યું મૃત્યુ નિશ્ચિત છે એ ભૂલતા નહી એટલે ઈશ્વરનું સ્મરણ અને મોત એ ક્યારે ભૂલતા બે વસ્તુ યાદ રાખજો ને બે ભૂલી જજો પણ આમાંથી ઉલટું આપડે કરીએ છીએ મોત આપણે આપડે યાદ જ નથી કરતા મરવાનું છે કોણ યાદ કરે છે ઊઠી ને વિચાર કરે હા જાગ્યાનગર વ્યાજાત ભજન નો થવા માંડે સવાર ઉઠીને પથારીમાં પણ આ તો સીધો ઉઠવા નથી મોબાઈલ ક્યાંક ગયો આ તો અમે નમૂના જોયા હોય ને ક્યાંક ક્યાંક હજી આંખ ઉઘડતી હોય એટલે ચોટી ગઈ હોય કાચી ઊંઘ હોય કોમ્પ્યુટર ગરમી ચડી ગઈ હોય ખાવાના મસાલા ખોટી થઈ ગઈ હોય ઉઘડે નહીં તોય પણ ઓછું આમ કરાય આમાં છે કે તમે માંડ માંડ જીવાય એટલે મોત સતત યાદ રાખવું પડે મહારાજ કે એમને હર પળ આ ઘડી આ પળમાં મરી જવું છે એમ યાદ કરીએ છીએ કે છે ને અને ડગલે ને પગલે ભગવાન નું સ્મરણ યાદ રે તો એ આપણે ભૂલી જાય છે ભગવાન અને મોત ભૂલી જાય છે અને ઉપકાર કર્યો હોય એ યાદ રાખીએ ક્ષણ ક્ષણ ડાયરી લખી રાખીએ અને કોઈ આપણા ઉપર પેલી આપત્તિ કરી હોય હેરાન કર્યા હોય એ આપણે ભૂલતા નથી એને યાદ રાખીએ ઉલટું કરીએ છે ને હવે આમાં માર્ગ જ આખો શીર્ષાસન થઈ ગયું વિચાર કરો આપણે જે વસ્તુ ભૂલવાની શાસ્ત્રો કીએ છીએ એને આપણે ભૂલતા નથી અને જેને યાદ રાખવાનું કે છે એને આપણે યાદ રાખતા ભાઈ પછી આમાં ભગવાન ઢૂંકડો ક્યાંથી આવે ને આપણું શ્રેય ક્યાંથી થાય આપણું મોત ક્યાંથી સુધરે કે છે ને આ મહાત્મા પણ જતા જતા ગજબ વાત કરી દીધી એમ બદલાની અપેક્ષા વગર દાન આપવું તો શ્રેષ્ઠ દાન છે કાંઈ પણ મનમાં ગણતરી નહીં ઘણા લોકો તો શું તમે જોજો કે આ પર્વ છે અથવા તો કઈ હોય નિમિત્ત બે પાંચ બાળકો જમાડવા છે અથવા તો કુંવારી બાલિકાઓ જમાડવી છે તો એની સંબંધી ની બાલિકાઓ બાળકો એને બોલાવીને જમાડી આ તો વ્યવહાર થયો ભાઈ આમાં દાન ક્યાં થયું એને જમાડ્યા એટલે તમારી ઇમેજ વધે સારા લાગે તમને પાછા વ્યવહાર સારો રાખે આને દાન ના કહેવાય દાન તમારે પાંચ બાળકો જમાડવા હોય તો પરાયા બાળકોને ગોતીને લાવો અને જમાડો ઘણા એવા બ્રાહ્મણ હોય ને કે બ્રાહ્મણ ને દાન કરવું છે આ કરવું છે તે કરવું છે આપણા જમાય પણ બ્રાહ્મણ જ છે એને બોલાવી લાવી દે એનો વ્યવહાર થઈ જાય અને પાછું દાન બ્રાહ્મણ છે ને કે એટલે ઘણા એવા નમૂના હોય બ્રાહ્મણ હોય ને તો એને એ બધા એનો ધર્માદો દર્શાંતશાન કાઢવો ને એ પાછા શું કે અમે ઘરમાં નથી રાખતા અમે જમાઈને આપી દઈએ આને આપી દઈએ દીકરીને આપી દઈએ ફલાને આપી દઈએ એટલે ભગવાન ને દેવાનો છે આ ભગવાન છે दानी आ, दान आ व्यवहार चाल कई भगवान सफल जो प्रतिभावे गोती नहीं पन दान आप दान श्रेष्ठ है मुंबई भूलेश्वर ममीनायण मंदिर है कल्याण जी करम सिंह धाम जी शेठ है એમણે એકલાય આપ રાજા ભાઈ એમના સંપરિવાર માં થાય એમણે એકલા મંદિર ભુલેશ્વરનું મુંબઈ નું બાંધેલું બ્રિટિશ રાજ એ વખતે આને સર ઇલકાબ કે કોઈને ફાંસીની સજા સજા ફરમાવેલી હોય ફાંસી ચડાવવાનું હોય પણ એ વખતે કલ્યાણજી શેઠ જો નીકળે તો ફાંસીથી મુક્ત થઈ જાય આવો એને બ્રિટિશ સર એને ઇલ્કાબ આપે સત્સંગી ભગવાન સ્વામિનારાયણ એવા ગવર્નર ની સાથે ખુરશી પડે જેવી પાર્ટી હતી દીકરાને કીધું કે અમારામાં મન રાખતો નહી મારામાં મન રાખજે અને તું સીધા આવી જ ધામમાં આ લોક માં કાંઈ સુખ નથી બોલો પાછળ કેટલી બધી પ્રોપર્ટી હોય એને દીકરાને આમ કેવું એટલે દીકરો મહારાજ અર્ષથી સોંપી દીધો ધમમાં ગયો ધીમે ધીમે પછી એમની બધી સંપત્તિ ચોપટ થઈ ગઈ ગયો નબળી થઈ ગઈ ગાંધી બંધુઓ માણેકચંદ બાપા પાનચંદ બાપા આપણા બધા ટ્રસ્ટીઓ ગુરુકુલના પાયાના શાસ્ત્રી મહારાજ સાથે રહીને કામ કર્યું ગાંધી બંધુઓ ની ત્યારે ધોમધોમ સાહેબી તો એ માણેકચંદ બાપા ને એ બધા દાન કરતા હોય પછી એમનું સારું છે એટલે આરતી શ્રંગાર આરતી થાય આઠ વાગે દર્શને બધા આવતા હોય માણેકચંદ બાપા દર્શને આવ્યા જ હોય સે જે નજીક આવે દર્શન કરે આરતી ઉતારનારા સેવા કરનારા બ્રહ્મચારી નો મંડળ તો ફરતા જ રહેતા હોય જુદા જુદા આવતા હોય સે જે રિસન્ટલી દાન કરતા હોય એ વધારે પરિચય હોય એટલે આરતી પૂરી થઈ બધું થયું પછી સૌ દર્શન કરતા હોય એટલે બ્રહ્મચારી મહારાજે હાર પ્રસાદ પાણી તુલસી આ બધું લઈ અને માણેકચંદ બાપા ને પ્રસાદ આપ્યો બાજુમાં આપતા હોય એને રનિંગમાં ઓળખતા હોય રિસન્ટમાં માણેકચંદ બાપાને ઓળખે એને આ બધો પાન બીડા પ્રસાદ તુલસી આ બધું આપ્યું માણેકચંદ બાપાએ પીરું બ્રહ્મચારી મહારાજ આ મારી પાસેથી લઈ લ્યો આને આપો આને આ કલ્યાણજી શેઠ આપો આ બધું મારા બાપ આ એને લીધે છે આને આપો અમને ઠીક છે આજકાલ ના છે આને આપો આ આપવા જેવો છે આને આપો આ બધું એને કર્યું છે એને આપો શેઠ આમ થોડા તપી જાય એ વાત સમજો એમ આને આપો આને ભૂલો આ પાયા છે એટલે કલ્યાણજી શેઠ તો ભૂલા થઈ ગયા હા હા હા માણેકચંદ એ તમે શું ભૂલો છો મારે નથી કઈ જોતો હું પાન રાજી કરવા માટે પ્રસાદ માટે કઈ નથી કર્યું ના મારે ભાઈ સાહેબ કઈ જોતું નથી પગે લાગે નીકળી ગયા લીધું જ નહીં અને પછી કોઈ દિવસ એવી રીતે આગળ ના આવે બ્રહ્મચારી ને સંકોચ વર્ષ એને દેવું પડે નહીં મેં એના માટે સ્વાગત થાય મારું માન રે એટલા માટે મેં આ કર્યું છે હીવમાંથી બળતરા થઈ ગયું મેં કોના માટે કર્યું છે ભગવત અર્થે તદર્થે મેં કર્યું છે મદર્થે થોડું છે આપણે કરીએ છીએ નામ ભગવાન અને વાપરીએ છીએ ઇમેજ પાછી જે કઈ છે પ્રેસ્ટિજી એ વાપરીએ છીએ કે અમને એનો બેનિફિટ મળતો રહેવો જોઈએ એ કોના અર્થે થયું પોતાને માટે મદરથે થયું તદર્થે ના થયું ભગવત અર્થે તદર્થે બસ ભગવાન કોઈ અપેક્ષા હોય પછી જેને આપણે કઈ થોડું રાખ્યું હોય થોડું કઈ દીધું હોય અને એ જો આપણને ક્યારેક સારી રીતે બોલાવે નહી કેટલું દુઃખ લાગે તો વિચાર કર્યો પગે ન લગાય સામુ ન જોવાય એના પર તે દુર્ભાવ થઈ જાય કે આ બધું ઠીક છે મારા ભાઈ આપણને બોલાવતા નથી આવું કરે જોવે એને શું થાય છે આ અંદર એને કશું ના હોય પછી જોવે થોડું કામ જરા નાક મળીએ થોડું કામ કરીએ તો આને શું થાય છે એટલે કસોટી તો થઈ જાય बहु चौखी सीधी चटवाद कहू चु अपने भगवान ने अर्थे करना वच्चे खाली मीडिया है ત્યારે મીડિયા પાસેથી માધ્યમ પાસેથી આપણે બધો યશ ને આ તે બધું ખાટવાની કોશિશ કરીએ તો તમારા અર્થે કર્યું છે કઈ એના માટે નથી કર્યું ભગવાન માટે દાન આપીને કોઈ પણ જાતના ભાવની પ્રશંસાની આની તેની અપેક્ષા રખાય માન સન્માન આપતા સગતા કઈ કોઈ કરોડો આપ્યા હોય અને એ જો આપણને તે જગ્યાએ તે જ વ્યક્તિથી જો સન્માન ન મળે છતાંય ભાવ ન બદલે તો સમજવાનું આપણું શ્રેષ્ઠ ગીતામાં ભાગવત સહજાનંદ તમે કીધું એવું આપણું દાન છે પણ એ કસોટી ટાણે કેવું થાય ભાઈ બહુ આકરું લાગી જાય પણ આ ઘડતર કરવું જ રહ્યું જો આપણે ખૂબ કહ્યું હોય અને એક વાર થઈ ગયો તો કેટલા માર્ક કપાઈ જાય તમે જુઓ હે માર્ક્સ કેટલા આપણા કપાઈ જાય મહેનત કરીને જે બધા સ્ટેપ સાચા માંડ્યા હોય એમાં આપણે સહેજ ચૂપ કરી જાય તો કેટલા માર્ક કપાઈ જાય માટે આ ઘડતર વાત છે દાન યજ્ઞ જેવું પવિત્ર કાર્ય છે જીવનો પરમ ઉદ્ધાર કરી નાખે પણ દાખલો ગણતા હડહુ આખો આગલા બધા કપાઈ જાય બહુ ધ્યાન રાખ જિંદગી નહોતી ખબર કે તું છે દાખલો એક જ ડગલું ખોટું અને ખોટો આખો દાખલો देश काल दान कर समय संजो के समय शुभ करव देव अर्चन देव पूजा दान न ठेका ધર્મને અર્થે સત્સંગને અર્થે સમાજને અર્થે ગરીબોને અર્થે વિદ્યા દાન ને અર્થે વિધવાઓને અર્થે ગાયો અર્થે પશુઓને અર્થે દાન ના પેલા છે ને પણ એમાં કયા સમયે ક્યાં કરવું કઈ બાબતમાં કરવું એ સમજીને જે દાન કરે આપણે ઘરેડ જ કરી રાખીએ છીએ બીજું માનવા તૈયાર નથી અને અમુક લોકો મનાવા પણ તૈયાર નથી દેતા મનાવવા પણ નથી દેતા બસ क्या समय क्या दान करव कई बाबत में दान कर अभिषेक गंगाजल गधेड़ा ने पीड़ी दीद एकनाथ जी आ, आ समय संजो ओ दान कर नवड़ाया फायदो न था भूख्या गधेड़ा ने पीवड़ाई दीद तरसा गधेड़ा ने एनाश्वर राजी थी गया ने? બોલો કેટલી મહત્વની વાત છે દાન કરીએ છીએ ચલતી હે વૈસે ચલતી હે હમ બહુ કઠણ છે બહુ ચોખ્ખું કેવાય નઈ ભાઈ આમાં આ તો બુદ્ધિથી સૌને વિચારી લેવાનું હોય આ એવું ચેપ્ટર છે તો દ્વારિકામાં ભગવાન શ્રીકૃષ્ણ અષ્ટપટરાણીઓ દ્રૌપદી અટપટા છે તો છોરી મંગાવી અને જે માંદળીયું જે જમવાનું હોય એ થોડું મોટું લાગે તેના બે ટુકડા કરે નાનું કરીને જમે હાથમાં જ છરી રાખે વળી કોઈ છોયો સરખો નો હોય તેનામાં છોલી સરખું કરીને જમ્યા તો એને હાથમાં છરી અને શેરડી પોતે નાના નાના ટુકડા નાય ટુકડા કરી જમે હિંડોળે ઝીલે સામે અષ્ટપટરાણીઓ દ્રૌપદી બધા બેઠા છે એમાં છરી ધડ છટકી અને આંગળીમાં આવી રાજની છરી કઈ ધાર ઓછી તો ના હોય એ આંગળીમાં લાગી લોદડ થયું ત્યાં તો અષ્ટપટરાણી કે અરે લાવો લાવો કઈ ચીથરું લાવો ચિથરું લાવો કઈ કપડ દ્વારિકા સુવર્ણ ની નગરી ત્યાં ચીથરા હોય ભાઈ ત્યાં ક્યાંથી હોય ચિથરા તો આપણા ઘરમાં હોય ત્યાં ચિથરાષ્ટપટરાણીઓ સેવિકાઓ બધી ચિથરું એવું નકામું એવું એક પાટો બાંધવા માટેનું કપડું ગોતવા ગયા દ્રૌપદી કિંમતી વસ્ત્ર ની સાડી પહેરેલી અને એ દ્વારિકાના મહેમાન હતા ત્યારે તો થાપણા ની હોય એ ચરડ દઈ ને ચીરી કરી લઈ અને ભગવાન કૃષ્ણને પાટો બાંધી દીધો પણ પાટા બાંધતા બાંધતા બાંધતા કનૈયો જોઈ રહ્યા અને શું કેવાય સમય સંજોગ નું દાન દ્રૌપદીમાં જુઓ આ પાદીના નાથે વિવેકિનર ને એમ વિચારી તાતણા ગણી લીધા નવસો થયા ત્યાં નવી સાડી સાવ નવા જ રંગ દ્રૌપદી દ્રૌપદી એક ચિત્રુ બાંધી દીધું આબરું રહી ગઈ નવસો સાડી ઓઢાડી દીધી દ્રૌપદી ભાઈ અનંત ગણું થઈ ગયું અવસર ઓળખીને જે દાન દેવું એ કઈ સામાન્ય નથી પરિસ્થિતિ ઓળખી પણ જે સમજદાર હોય સમજીને સમાજની સમયની શું માંગ છે બસ એમ ઓળખીને દાન કરું દેવ પૂજા નિરર્થક નથી કરવા જેવું છે તો રામેશ્વર માટે જ ગંગા હતું પણ છતાંય કયા સમય એ કરવા જેવું છે એ થોડું ધીમું પાડી દેવું બીજું કરવું એ સમય સંજોગી દંડોદ કર્યા બેઠા મહારાજ કે વધારો શેઠ હા મહારાજ એક ઈચ્છા મનોરથ લઈને આવ્યો છે કયો ને શેઠ મારે સંતો ને જમાડવા છે તો મહારાજ આડેપડ ખેતા બેઠા છે આ ગોપીનાથજી ના મંદિર થાય છે ને કડિયાના પગાર ચડ્યા છે તો હા મહારાજ એ તો બધું હાઈલે રાખે પણ મારે તો સાધુને જમાડવા છે પણ શેઠ તમારી વાત સાચી પણ કડિયાના પગાર ચડ્યા છો આ મહારાજ હવે એ તો છે જ એ ક્યાં ખૂટવાનું છે પણ મારે સાધુને જમાડવા છે હું મનમાં નક્કી કરીને આવ્યો છું તમે નક્કી કર્યું છે પણ હવે મજૂરો કડિયાઓ એના પગાર ચડી ગયા છે તો એમાં ના મહારાજો આપડે સાધુ ને છે માળવા સામે કરતા એની આગળ આમ થાય છે તો આજકાલ સાધુ આગળ થાય એમાં શું નવી હે એટલે કરવું એવું નહિ આપણે શીખવું મહારાજ કે સારું પણ મહારાજ મારે સાધુ ને જ જમાડવા છે આ ભગવા વાળા ને ધોળિયા ને નહી એટલે સો દોઢસો પાર્ષદો હોય ત્યારે પાર્ષદો કોઈ નહી ફક્ત લોગડા ભગવાન એને મારે જમાડવા એવી રીતે અમારે બધા ત્યાગી ગણાય તું ના મહારાજ એમ નહી મારે તો રાતડિયા જ જમાડવા છે સારું મોતીયા લાડુ ને બધું બનાવ્યું છે મહારાજ બેઠ વાળી પીરસવા નીકળ્યા સાધુ એને પીરસુ અરે થયું જમવા માંડ્યા બીજી વાર પીરસુ આવે પણ મહારાજ એટલું બધું પીરસુ બધા કરી દીધા એટલા કેટલા પછી પછી ચાલી ચાલી આમ લાડવા એમને ગોઠવી દીધા સાધુ જમો જમો બધું ખૂટવાડી દીધું લાડવા બધા પત્તર ભરી દીધા સંતો મહારાજ પણ આ શેખ ખૂટે કયા આગ્રહ કરીને પ્રસાદ આપે ત્યારે જમનારા મીઠાઈ એ બધાઓ મહારાજ આ પણ જમો જમો તમે તમારે જમો થોડું થોડું જમ્યા પછી મહારાજ હવે નથી હાલતી નહી જમાય ના મહારાજ કે લાવો તપેલું લાવો તમે પણ નબળા છો જમવામાં ઠલવો બધું આમાં પાછું ઠીલ્યું બધું હવે સાધુ ના જમી થેલું થઈ ગયું નાખવા બધું આમાં મહારાજ કે અદા શેઠ હા હવે સાધુ તો ન જમવે જમવું તો જમી લીધું આ હવે તમે લઈ જાઓ અરે અરે મહારાજ એ સાધુના પતર માંથી હેઠું તો વાનું શું કરવું સાધુ તો હું ક્યાં લઈ જાઉં તો સાધુ ના સેવક ખાય તો તમને વાંધો કાંઈ હવે એને ખવડાવી દો પાર્સદો અહી આવો આ લઈ જાઉં લાડવા ખાઈ જાવ એ બાપ કઈ એના છોકરાને થોડા ભૂખ્યા રાખે આમ જમાડ્યું પણ મરજી જાણી શક્યા નહીં હવે થોડા દાડા ને એમાં એક બીજા મહારાજ મારે સાધુ જમાડવા છે મહારાજ કે તમારે સાધુ ને જમાડવાડે પણ મારો વિચાર એવો છે કે એક દિવસમાં જમાડી દેવા એક ટાણામાં એના કરતા તમે જે પૈસા આપવા માંગતા હોય એ આપો એમાંથી જુવાર ઘઉં બાજુ આપડે લઈ લઈએ તો ઘણા દિવસ સુધી સાધુ એમાંથી રોટલા જમશે તમારે જમાડવા છે ને હા મારે તો છે તો જુવાર બાજુ લઈ લઈએ મીઠાઈ ને એવું બધું ના કરીએ એક દિવસ ખૂટવાડી દેવું એના કરતા દિવસો સુધી તમારો અનાજ દાણો સંતો જમે એવું કરીએ તો જેમ તમારી મારે સાધુ આપ નહી જમો એ જ મારી ઈચ્છા રાજી થઈને તમારે જે કરવું એ કરો હા મહારાજો તમારે જેને જમાડવા જેને મેં તમને દઈ દીધા મેં તમને દઈ દીતા બસ ગયો માતા ખાચર કારિયા અક્ષરવાસી થયા પછી એના મિત્ર પરમ મિત્ર ભોજો ચારણ હા એક શરીર જુદા પણ આમ દે એક આત્મા એક હોય એવા ભોજાચારણ અને મારી માણી પધાર્યા ત્યારે ભોજાચાર પોતાની મૂડી હતી મરણ મૂડી એ ચારસો રૂપિયાની થેલી મહારાજની પાસે મૂકી દીધી મહારાજ મારો પરમ મિત્ર માચો યોગ્ય મહારાજ એ નિમિત્તે આ તમારે જ્યાં વાપરવા હોય ચારસો રૂપિયા મહારાજ કેમ હા પૈસા ઉડાડવાજુ બાજુ મારા નાખવા મેડે ભોજો દર્શન કરે આખી કોથળી ઠલવી નાખી જેને જ્યાં પીડા બધા વીણી લીધા મારા કે ભોજા તને કઈ થયું નહીં મને શું થાય મેં તો તમને દઈ દીધા પછી તમારે જે કરવું એ કરો ને મારે શું બાપા આપણે એક મુઠી ભરી હોય તો આખી કોથળી લઈ લઈ નાખી દેવા દીધા છે શું વાત કરો છોડી છે લખી દેવા આને દાન કર્યું કેવાય શ્રેષ્ઠ દાન છે એની મરજીમાં એને જેમ કરવું એમ કરે આપણી પાસે હતું ત્યારે આપણે માલિક દહી દીધું પછી એ માલિક છે એને પછી જે કરવું તે જે કરવું હોય તે પણ વિવેક પાછળ આવશે એવું નથી દાન લેનારો કોણ છે એટલે સમય સંજોગ ને ઓળખીને દાન કરવું ગામડું ગામ હોય તમે જોયું ઘણી જગ્યાએ આવું બનતું હોય બે ત્રણ હરિભગત હોય અને 50 સાઠ લાખ નું મંદિર કરે મંદિર ન કરવા એવું નથી આપણે મંદિરના વિરોધી નથી ઉત્સવ સમય નથી પણ બધું વિવેક થી ઉત્કર્ષ કરે બે ત્રણ સત્સંગ હોય ગામમાં તો એને પચાસ સાઈઠ લાખ ના મંદિર ની જરૂર નથી આલિશાન મંદિર ની છે જરૂર એને નાનકડું હરી ભજે એવડું મંદિર થઈ જાય બઉ થઈ ગયું દસ લાખ નું કરો અને ચાલીસ લાખ વધ્યા એ ગામના ઉત્કર્ષ વાપરો કેટલી વિધવાઓ ભૂખી રહી જાય છે કેટલા ગરીબો ભૂખ્યા રહી જાય છે કેટલા પશુઓને પાણીની સમસ્યા છે આખા ગામ પાણીની સમસ્યા છે સ્કૂલમાં વિદ્યાર્થીને ભણવાનું છાપરું નથી આ ઉત્કર્ષમાં એના ચાલીસ લાખ વપરાય તો સંજોગને ઓળખીને દેશ ઓળખીને દાન કર્યું છે આપણે તો પછી મંદિર કરી દીધું કરી દીધું ભલે જેટલાનું થાય તો એ દાન કરતા પેલું દાન વધારે શ્રેષ્ઠ છે એ કાર આખા ગામને જમાડી દો અને પાંચ લાખનો ખર્ચ આવે ને પાંચ લાખમાં જેટલા ગરીબ જેટલી વિધવા હોય એને બધાને આજીવન વ્યવસ્થા થઈ જાય એવું પાંચ લાખ માંથી કર્યું હોય તો જે કોઈને આગળ બિચારી માણસ હોવાથી એકલી હોવાથી હાથ લાંબો નથી કરી શકતી તો એ ઓછું પિંડ કાર્ય છે સમજે તો જ થાય બઉ સંજોગ સમય ને ઓળખીને ઓળખીને ઓલ ઓવર આપણે ધાર્મિક જગત વાત કરીએ છીએ ઘણી ધર્મ સંસ્થાઓ છે ને આખા ભારતમાં એમાં કેટલીય એવી ધર્મ સંસ્થાઓ છે કે જે કરોડોના ખર્ચના મહોત્સવો કરે છે ઉત્સવ સમય કરોડો લાખો નહી કેટલા કરોડો વાપરે છે તો એવી કેટલીય ધર્મ સંસ્થાઓ છે કે જે સ્કૂલ કોલેજો ચલાવે છે શાળાઓ ચલાવે છે પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓ ચલાવે છે આમ કરોડો ઉત્સવ કરે છે પણ પોતે જે સ્કૂલો ચલાવે છે એ બી ઘણી સંસ્થાઓ ધર્મ સંસ્થાઓ છે એ સ્કૂલો ચલાવે છે એમાં શિક્ષકોનું શોષણ કરે છે ચોપડે દસ લખાવે પગાર પાંચ હજાર આ ક્યાંનો ન્યાય છે આ ક્યાંની ધાર્મિકતા છે એને ચૂસવા એના કરતા તમે મહોત્સવ કરો એમાં પચાસ લાખ ઓછા વાપરો ને ઓછો શોક કરજો હેલિકોપ્ટર ના મંગાવતા ફૂલ વર્ષા કરવા માટે સીધી વાત છે એના કરતા જે તમારા જ છે એને બિચારા બાલ પરિવાર છે બચ્ચા પરિવાર છે એ તમારે ત્યાં દસ દસ પંદર પંદર વીસ વર્ષથી નોકરી કરે છે એને સરખો પગાર આપો ને એને શું કાપી નાખો છો એ તમારા ડ્રાઈવરને સારો પગાર આપો તમારે રસોઈ કરો સારો પગાર આપો નોકર ચાકર છે બધાને સારો આપો એને કસી કસી આપો છો આપવો જોઈએ એનાથી પણ અર્ધો આપો છો એને દ આપો એને મદદ કરો એ શ્રેષ્ઠ સંજોગને ઓળખીને કરેલું કાર્ય છે પણ નહી કરે તમે જોવો કારણ કે ત્યાં દાનવીર નું ટાઇટલ નથી લાગતું અખબારમાં ફોટો કોણ આપે એની કોણ પ્રશંસા કરે સમાજમાં કે ડ્રાઈવરને સારો પગાર આપે છે શિક્ષકોને સારો પગાર આપે છે એમ કોણ કહેવાનું છે જ્યાં એને પોતાનું પેલું સારું દેખાય ત્યાં ખર્ચો કરે છે સાચો સાધુ પુરુષ જ કહેવાય કે પોતાના નજીક રહેનારા હોય ના શકે વરાવા પરણાવવા હોય છોકરા છોકરીઓને એના છોકરાઓને ભણાવવા હોય કોલેજ ની સ્કૂલ ફી ભરવી આ તે ઓછું છે લઉ આવે તમે તમારી રીતે જેટલું યોગ્ય હોય એ લ્યો લ્યો પ્રેમથી લ્યો મુંજાવવું ને કારણ કે સવો માં તમે જ્યાં ત્યાં કરોડો વાપરો છો દાન ધર્મ કરો છો એમાં તમે કરોડો લાખો વાપરો જ છો આને પેહલા આપવું જોઈએ પણ થઈ જાય છે જુઓ કારણ કે ત્યાં એને કોઈ પ્રશંસા મળતી નથી આ કોણ કીએ આ કોણ સમજાવે સમજાવા જાય કોણ માને અમે એક શેરમાં એક શેર ને ત્યાં બે દિવસ રોકાણ એટલે આપણે તો જે ફ્લેટમાં રહેવાનું હોય એટલે પછી શેઠ તો એના પરિવાર સાથે શિફ્ટ થઈ જાય પરિવાર હોય રસોડો આપણને સોંપી દે કારણ કે આપણે હાથે રસોઈ બનાવે ઠાકોરજીના થાળ કરવાના હોય એટલે બધું એટલે થાળ એને એક નોકર સાફ સફાઈ માટે હોય એ ત્યાં રે ને સાફ સફાઈમાં બધી મદદ કરે ને કોઈ ચીજ વસ્તુ જોઈતી હોય તો નોકર ખબર હોય તે બધું બતાવે એટલે એ ત્યાં હે બપોરે સરસ મજા આપણે થાળ શેઠ સાહેબ હોય પછી થાળે એવો કરાવે અને સાધુનાથની રસોઈ તો તમને સરસ મજાની થાળી જ નોકર બોલ્યો ભાઈ સાહેબ મહાત્માજી હા કેટને દિન કે બાદ મેં ઇતના અચ્છા ભોજન ખાયા મે કીધું કે તું તો શેઠ ત્યાં રહે છો જા જાડા ભડકા જેવા ઘઉ જુવાર મને ક્યાં મારા માટે ભરી રાખ્યા છે આ શેઠાણી આમાંથી દળે ઘઉ એમની ભાખરી રોટલી કરીને એ મને ખાવા દે રસોડા માંથી મારે સુગંધ જ લેવાની આ લાખોના દાન કરનારા છેઠિયા એનું કામ કરનારા નોકર સારી થાળી જમાડી શકતા નથી આવા ગોતવાગ્ય શેરમાં ન મળે એવું નથી તમે લાખો આપો છો એની ના નહી પણ આને તમે વર્ષે આને કેટલા પાંચ હજાર જોઈએ દસ હજાર ખર્ચો ના થાય તો લાખો આપો છે મે દસ હજાર આ બિચાર જમાડો એને સારું તમે જમો એને થાલી જમાડો વફાદાર થઈ નોકર થાય છે ક્યારેક ચોર ચકાર આવશે તો પ્રાણ આપી દેશે તમારું રક્ષણ કરશે ભલા મારા નહીં તરકે જવા દો ટાઢી પાણી બોલો બલિદાન આપી દે જીભ નું શું વાત કરો છો મારો શેઠ મરવો નો જોઈએ મેં એનું લુણ ખાધું છે આ તો જવા જ જવા જો બેઠો કે પાટા ઉલટાનો એ થોડા નાખ્યા કામ કરીને કોઈ દે સારું ખાવા દીધું નહીં પણ બે ટાઈમ નિરાતે ત્યાં જમાડે અને જાતો હોય ત્યારે કોઈ મિષ્ટાન બનાવ્યું કે લઈ જાય ત્યારે બાળકોને આપજે હમાડજે અને લે પાંચ પચીસ રૂપિયા ફટાકડા ફોડજો હા આ પર્વ આવે છે વાપરજો આમ કરે તો એ સાચો સદબુદ્ધિ શાસ્ત્ર ન્યાય દાતા કહેવાય કોણ કરે અરે તમે ભાઈ સાહેબ આજુબાજુ સોસાયટી નજર કરો સુખી ઘરની આ બધે આ કથાઓ છે સુખી હોય શેઠાની શાક લેવાની જે રેકડી આવે ને એની આદુ કોથમીર માટે બાજુ સાચું ખોટું ગુવાર જોખતો હોય ને હાથે બે કોથમીર પૂખડા લઈ લે એકાદ આદુ હેરવી લઈ લે એ લોકો અરે પણ અરે આટલું તો નાખવું પડે લઈ લે અને ઘણા તો એટલા નમૂના હોય છે ઉત્તમ રોજ નું પાન તો શકે નહી પાંચસો ગ્રામ માંડ શાક જોતું હોય તો માણેક ચોક થી કોક ને મંગાવે છ રૂપિયા મળે હવે બિચારા આજુબાજુ એ બીજા એ સારા છે ચોરી કરતા નથી લૂંટફાટ કરતા નથી મજૂરી કરે છે રેકડી લઈને આવે છે માથે ટોપલા ઉપાડી આવે છે તમે છે માણેક સુખી છો તો બચાવી માન્ય કેટલા સો બસો બચાવશો એના કરતા આવા નાના માણસો કમાવડાવો ને એને ઘરે બે પૈસા આવે તો એના બાળકો પરિવાર નિરાય છે પણ તમે શું કામ થઈ જાઓ છો સુખી માણસો ને રિક્ષા આયરે કરતો જવ ને મન લાગે આના જેવો મોટો કળજુ કે કઈ નહીં પચાસ પૈસા માટે આમ આમ કરે અરે જવા દો ને રૂપિયો રોડવું ભલે તમે કયો ગમે પણ રીક્ષા ફેરવે છે એની બિચારી મજબૂરી છે ને તમારી જેમ કઈ પચી લાખ ની માર મારુતી નથી ફેરવતો અને ગાડી નથી ફેરવતો એ રૂપિયો વધારે લઈ જાય શું વાંધો છે તમારા જ છે ગણતરી બાયરનું ભી જાય છે અને તમારા છોકરા તો એક બાપુ ને ઓલે છેડે આ છેડ આવે ત્યાં બસો અઢીસો વાપરી નાખે છે એ આમ થી આમ છેટો મારે ત્યાં પાછો જાય પાછા અઢીસો વાપરી નાખે તો એમાં ક્યારેક આવે પાંચ પચીસ રૂપિયા મહિને દાડે આવે ગરીબ લોકો ના ઘરમાં જાય પણ જો આ ન થઈ શકે હા ન થાય પાંચ પૈસા સસ્તું મળતો હોય બીજા સિટીમાં મળતો હોય તો કોકની પાસે મંગ પણ નજીક હોય એ કમાઈ જાય ના એ વાત ના સમજો આ બહુ મેં દર્શન કર્યું છે આ શાસ્ત્ર માં વાંચે મળે હા બહુ મેં જોયું છે આ બધું બહુ જોયું છે અને મને તરત થાય કે આમાં કોઈ માથાકૂટ ના કરે ગરીબ માણસો જવા દો ને લેવાનું શું હોય ભલા લેવાનું શું હોય અમે જયારે એવો જમાનો હતો આ કહેવાય નહીં પણ જયારે રિક્ષામાં જવું પડે આવું પડે એવું હવે અત્યારે તો તમે ગાડી થઈ ગયા એટલે વાત કરીએ ત્યારે તમે આવીને ઉભા રહી જાઓ બરાબર છે ને પણ એ તો આપણી ભાવના સારી હોય ને ભગવાન બધું કરે ભાઈ રિક્ષામાં બે છે ને આપણે જે થાય એનાથી ને વધારે દેવાની આપણી ભાવના હોય પણ પગ મૂકી નીચે ઉતરી ત્યાં રીક્ષા વાળો પગે લાગે મા બાપ ઘણા ને રીક્ષામાં ફેરવા છે મારે તમારું કઈ લેવું નથી લે વાત કરાવે છે ઠાકોરજી કરાવે પણ આપણે આજે જેવો એને કઈ ના આનું ના રખાય આને પેલા આપે અને આપણને દેનારો ઘણો છે આપડે તો આમ હાથ કરી શકીએ એ ક્યાં કરે આપડે તો કોઈને આ લુબડું એવું છે ને કોઈને કઈ ભાઈ ન હોય દઈ દેવા જરા દઈ દેસુ એટલે દાન લાખો નું કરતા હોય પણ નાના માણસો આજુબાજુ કરવું એ ઉત્તમ છે કેનાથી ધર્મ નો ઉત્કર્ષ થાય કેનાથી સત્સંગનું રૂડું લાગે કેનાથી સમાજનું રૂડું લાગે ભવિષ્યમાં સેનાથી બધાનું સારું થશે એમ સમજીને જે દાન કરવું देश काल दान कर अर्जुन श्रेष्ठ दानी चौथे मर्जुन दान, दान देव पात्र ओनाधन दे नहीं सुपात्र ने दान देव विवेकी नर ने विचारी સાંભળજો દેવાનંદ સ્વામી કે છે કામ રહો છો કુપાતર ને દાન દેવું તે બીજ ખાર માં બોવું વિવેકિનર એમ વિચારી સમજીને આપવું ભાઈ માછીમારવો શિકારી હોય તમે તમે એને પૈસા આપો ને માછી મારવાની જાળી લઈ આવે જંગલ માં પક્ષીઓને પકડવાના પેલા ફાંસલા અને જાળી એવું લઈ આવે અને પછી પક્ષીઓને પશુઓને મારે સસલા મારે હરણાનું મારે માછલા પકડે હિંસા કરે તમારે રૂપિયા થી લીધું હોય સરંજામ દોષ શાસ્ત્ર કે પૈસા આપનાર લાગે છે એમાં આપો તો એમાં ભાગીદાર થાય એટલે શાસ્ત્ર માં એટલે કીધું સુપાત્ર તમે જોઈને આપજો દાન એટલે આગળ કીધું ને બસ આપડે દઈ દીધું પછી જોવાનું નહીં ના એવું શાસ્ત્ર કોઈ કહેતું નથી કે પછી જોવું નહીં સુપાત્ર ને ઓળખીને દાન દેવું હા શેઠ બેઠેલા ત્યાં ભિખારી આવ્યો શેઠ સાહેબ પાંચ દસ રૂપિયા આપો ને બે દિવસ નો ભૂખ્યો છે ભિખારી બે દિવસ ના જ હોય બે દિવસ ભૂખ્યો છે દસ પાંચ દસ રૂપિયા આપો હવે શેઠ છે ને ખાધેલું ખોપડું આમ નજર કરીને કે તું બે દાડા ભૂખ્યો હોય એવું તારું ચહેરો કેતું નથી મારા કરતા આમ તાજો માજો લાગે છે કે છો એટલે કે નાના નાના ના ના શેઠ સાહેબ તમે એવી શંકા ના કરો ઈ પિક્ચર જોવાના તો પૈસા મારી પાસે ઓલરેડી વ્યવસ્થા થઈ ગઈ છે એ વ્યવસ્થા તો થઈ ગઈ છે તો તારે આ પાંચ દસ રૂપિયા ને શું છે હવે ખોટું નહીં બોલું તમે મને પકડી પાડ્યો છે મજૂરી કરો ને મૂર્ખાઓ રળાઈ ને ખા આવી રીતે બધા ધંધા કરવા છે કામ કરો મજૂરી કરો પછી કરો જલસા જે કરવા હોય તે તો ભીખારી કે શેઠ સાહેબ મેં તમારી પાસે પૈસા માગ્યા છે સલાહ નથી માગી વા પૈસા માગ્યા છે સલાહ નથી માગી અરે સલાહ વાળી નોકર ચાકર હું રોજ તને સો રૂપિયા આપીશ ભિખારી કે શેઠ સાહેબ તમે મારી યારે આવી જાઓ હું તમને રોજ ના આપીશ ભિખારી જગતમાં છે એવું નથી આવું બધું છે પણ ભાઈ યાદ રાખજો બધા ભિખારી આવા નહીં હોય સમયના માર્યા દારૂણ ગરીબી દુઃખમાં પીણાતા હશે એવું ના નથી ઓળખવા જોઈએ ફરજ તો છે ને થોડી આપણે દર વર્ષે શિયાળામાં આ કેવું પડે એટલે કહીએ છીએ દર વર્ષે આપણે શિયાળામાં ધાબડા મંડળના યુવકો બધા વેચવા માટે મંડળ તરફથી જાય છે રાત્રે બાર નીકળે ને બધા ત્યાં સુતા હોય ઉઘાડા બિચારા ફૂટપાથ ઉપર જ્યાં ત્યાં ત્યાં બધા જઈને ધાબળા ઓઢાડો છો ને બધા ઓઢાડે વર્ષોથી આપડે કરીએ છીએ શિયાળામાં મારી પાસે એક બે જણા આવ્યા મને કે સ્વામી આ ધાબળા ઓઢાડવાનું તમે કરાવો છો એ બધે ઠીક છે આપડે કરીએ તમે કહ્યું એટલે જાય છે કરીએ છીએ એ બધી બરાબર છે પણ આ લોકો ને પછી એ ધાબળા વેચી નાખે છે વેચી નાખે છે અને આપડે ઓઢાડીએ એમ ગણાય કોઈ કોઈ બીજા સુખી શ્રીમંત લોકો રાત્રે આવી રીતે આવી ધાબળા ઓઢાડતા હોય છે એ બધા જેવા આપણે ઓઢાડીએ બધા ભેળા કરી બીજે દિસે જાઓ તો ઉઘાડો છૂતો હોય વેચી નાખે છે બધા એટલે આ બધું આવું છે યાદ રાખો મને ભગવાનની કૃપાથી એની ઈચ્છાથી મને જવાબ સૂજ્યો મેં એને કીધું મેં કીધું ભાઈ તમારી વાત સાચી છે કે વેચી નાખે છે વેચી ન નાખે મેં કીધું તો શું કરે કારણ કે આપણે ધાબળો દઈએ છે બીજા ધાબળા દે છે એને ઘરમાં ખાવાની વસ્તુ જોઈએ છે એ તો આપણે દેતા નથી એને એનો કોઈ વ્રત ડોસો કે ડોસી માંદા છે દવાની જરૂર છે એને એ ધાબળાથી જ નહીં થાય એને દીકરો દીકરી હશે એને કઈ એને કઈ પ્રસંગે કઈ આપવું હશે તો એની સગવડતા માટે પૈસા તો જોશે તો બધા ધાબળા ઓઢાડે ધાબળાનું કરવું શું અને ધાબળો ચવાય છે થોડો ધાબળા ને દવા થોડી થાય છે તો વેચીને નાખે શું કરે એ વેચીને એમાંથી દવા લેતો હોય વેચીને એમાંથી ખાવાનું લેતો હોય વેચીને એમાંથી દીકરી દીકરાનું કઈક પ્રસંગ ઉકેલતો હોય શું કરેચાર ઉગાડો હું તો ઉગાડો બસ ત્યારે એ પાત્ર છે ઓડાડવાનો શાસ્ત્રમાં કહ્યું છે કે જે શરીરનો ઉઘાડો પડ્યો છે દુખી થાય છે વસ્ત્ર આપી જ નાખે શું કરે આપણે એ ન જોવું આપણે એટલું જોવું પડે કે ઉઘાડો ઠઠરે છે બસ પાત્ર જોવું પાત્ર જોવામાંય જો કેટલું વિવેક વિવેકનું પહેલા એને બિચારાના હોય એમાં પાંચ જણ ખોટા હોય હોય શકે પણ એવા કેટલાય હશે ને કે જેને આ વેચીને કઈક કરવું પડતું હશે એટલે ઉઘાડો હોય એને વસ્ત્ર પાત્ર છે કોઈ પણ હોય વસ્ત્ર પાત્ર છે વસ્ત્ર દાન અને ગમે તેઓ પાપી હોય કે ગમે હોય એ રોગી હોય औषध करने एने ओषद आप ए सार बस पीड़ा है ये पात्र है दान करने ने योग्य उगाडो वस्त्र ने अपने पात्र है रोग ठीक पीड़ाता ने औषध उपचार करने પાત્ર છે આપડે વાળુ સાહેબ ની હોસ્પિટલ છે ઘણા દર્દીઓની પથારીઓ હોય સાધુ સંતો ફ્રી ઓફ સેવા કરે પણ આ બાબુભાઈ સવારથી સાંજ સુધી હોસ્પિટલમાં આંટા મારે દર્દીઓની પલંગ પથારી જઈને બસ એની ખબર અંતર પૂછર આ બધું કરે જ રાખે આખો દિવસ હો અઠવાડિયા દસ દિવસે અહીંયા આવે દર્શન કરે દરવારે કથામાં આવે સાંભળે આ બધું કરે એકવાર એમ બેઠા હતા મને કે મેં કીધું બાબુભાઈ તમે શું પ્રવૃત્તિ કરો મને કે હું તો નિવૃત્ત છું પણ મારો ભાઈ હોસ્પિટલ ચલાવે ફવા ત્યાં સુધી ત્યાં ઘણા સાધુ સંતો સેવામાં હોય આપણે હોય દવા કરાવવા બસ હું એની પાસે બેસું એને કામકાજ હોય કરું એની મદદ હોય કરું અમારે કઈ એના સાધુ સંતો કાંઈ લેવાનું ના હોય એને જે કાંઈ જોતું લાવી આપું બીજા કોઈ પણ મને કે સામે ગમે તેવા હોય ને દર્દી એ બધાનું ખબર અંતર પૂછવું જે કાંઈ જરૂરિયાત હોય ને તે હું એને પૂરી પાડું પણ એ વાક્ય એક બોલી લાવર શાસ્ત્ર હોય ને તો ઉગે મને કે સ્વામી આવ્યા હોય ને એ પેલા ગમે તેવા પાપી હોય ભલે ઘણા પાપ કર્યા હોય પાપી હોય એવું માનો ને પાપ કિર્યા જ હોય પણ આ હોસ્પિટલ નું સ્થાન એવું છે ને સ્વામી એમાં ગમે પાપી હોય ને એ પાપ કરે નહી હોય પાપ કરવાના વેતમાં જ ન હોય દર્દ માં પીડા તો હોય સ્વામી અહીંયા કોઈ પાપ ના કરે એટલે સેવા કરવા ને કીધું એ પાપી હોય તા પણ અત્યારે હોસ્પિટલમાં કોઈ હોય ત્યારે એ પાપ ના કરી શકે એ બધા ઉલટાના પીડામાં વ્યગ્ર થઈ હે હરી હે હનુમાન હે ગણપતિ હે શ્રીજી એમ જ કરે એટલે બે પાંચ નામ તો લે લે સામે એવી પીડા થતી આપણે જોઈ ન શકીએ પાપ કરે પાપનો વિચારે એટલે હું તો એમ સમજુ કે અહીંયા કોઈ પાપી છે જ નહીં બધા સેવા કરવાના યોગ્ય છે એવો વગરો શાસ્ત્ર ભણી એને શું છે કેવી વાત એમ ભૂખ્યો હોય એ કોઈ પણ હોય ભૂખ્યો હોય એ અન્ન આપવાને પાત્ર છે જમી લો ભાઈ કારણ કે અંદર વૈશ્વના બેઠેલો વૈશ્વના એ રૂપે ભગવાન બેઠો છે એમાં એની આહુતિ જાય છે બોલો આ કેટલી વાત છે મોટી હિનોબા ભાભે આ બધે ભૂદાન યજ્ઞ માં ને તેમાં આ બાજરા બધા પાક્યા હોય એ સિઝન માં દિવાળી ટાળી પાક્યા હોય વિનો ચાલ્યા જતા ડુંડે ડુંડે પક્ષીઓના થર બેઠેલો અને ઉડાડતો નહોતો એટલે વિનોબા ભાવે ને એમ થયું કે નોકર હશે નોકર હોય તો જ આમ કરે એટલે પેલા વિનોભાઈ કીધું ભાઈ આ બધા પક્ષીઓ બેઠા છે તું ઉડાડવાનો સરંજામ ડબ્બા વગેરે લઈને બેઠો છો વગાડવાના સાજ સમાજ पाना लेन लाकडी तारी पासे तो अरे बाबा तो तो अभी अभी देखो ये सूरज निकल रहा है इतना सरस प्रकृति का अभिभूत करने वाला वातावरण है स्वयं भगवान भास्कर हमें दर्शन दे रहे है ए, ब्राह्म मुहूर्त जैसा पवित्र काल है થોડાસા મેચારે ભૂખે હે ભગવાન કે સ્વરૂપ હે સવાર નો પાર છે ભાસ્કર નારાયણ દર્શન આપે છે પછી ઉડાડીશું શું શાસ્ત્રો નીકળે છે ભાઈ બાકી ઘરાણે ઘેરે કુતરા વંડિયું ટપીને જાય છે કઈ મળે નહી ભાઈ અને ફ્લેટ ફ્લેટમાં તો ફ્લેટ જ હેઠે હોય કોણ આવે આમ જોયે હોય સર નીચે રેતા હોય તો ગાય આવે પિતરું આવે કાંઈક આવે ભિખારી ઉપર ચડી ને આવેલા બધા થોડે ગાય બીજું ઉપર આવ ભૂખ્યા માં ભૂખ્યો એ પાત્ર છે પણ પૈસો આપવો હોય તો વિચારી આપે એમ પૈસા નું દાન નગદ જલ્દી વિચાર્યા કરાય નહી કારણ કે तब तब जो पूज्य मानता हो, हो मा न, न, न, ये व्यक्ति समाज में ते जो व्यभिचार सेक्स स्के आँचको लागू आने लाखों रूपया दान करें बात साची तमार पैसा जो कोई पाप करे व्यभिचार करे वेशिरी करे स्त्रीओं रंजन करे एने तमरा पैसा थी पोषे अने व्यभिचार विलास करे मौज शोक करे તો એ પાપના ભાગીદાર પણ પૈસા છો અને એ વૈશાઓને સ્ત્રીઓને લાખ લાખ બબે લાખ રૂપિયા આપી દે છે એ પાપ દાંત ને પણ લાગે છે એના પાપને પોષે છે શાસ્ત્ર કે છે ભાઈ એટલે એવી રીતે દાન कोई ने वगर ना दाना पैसा करना बंधाई जाए हे आ जवाबदारी आव सन्मर्गीव जइए कर मैंने पाप न लगे दोष न लगे सापात्र બધો પૈસો સનમાર્ગે જાય તમારું કલ્યાણ થાય એમ વાપરે એવાને દાન દેવું એમ ગીતા કે સુપાત્ર ને દાન આપવું કાશી નરેશ રાજાશાહી ત્યારની વાત કાશી એને રક્ત પીતો ચુ ચુતા અંગો થઈ જાય એટલે પ્રસિદ્ધ એવું દરદ થઈ ગયું વિદ્વાન બ્રાહ્મણ પંડિતો એને પૂછ્યું કે ભાઈ આને દરદ કેમ મટેવું છે નહીં શું કરું તો એમાં કોઈ બ્રાહ્મણ હશે એમણે કીધું કે હું અનુષ્ઠાન કરું ભોગ તમારો વયો જાય પણ અનુષ્ઠાનનો વિધિ એવો છે કે અનુષ્ઠાન પૂરું થાય ત્યારે આપે આપના શરીરના વજન જેટલી સુવર્ણ મુદ્રાઓ સુપાત્ર ને દાન હું કરું કાશી નરસ કરી શકે ને હું તમે ન કરી શકે એ તો કરી શકે એટલે અનુષ્ઠાન શરૂ કર્યું અને અનુષ્ઠાન અંતિમ દિવસ હશે એટલે જાહેરાત કરી કે કોઈ બ્રાહ્મણો આવે અને મહારાજ આવી રીતે એને રોગ થયો છે એને વજન બરાબર સુવર્ણ મુદ્રાઓ દાનમાં આપશે પણ હવે જે સાંભળે એ બ્રાહ્મણ આવવાના ને વિચાર કરે અનુષ્ઠાન નહીં ઓળખે કે આ લઈએ તો એ કોટ આપણને આવે આ અનુષ્ઠાનનું આ પરિણામ હતું દાન જે લે રાજા નિરોગી થઈ જાય અને કોટ ક્યાં જાય લેનારને અને કોઈ બ્રાહ્મણ આવે જ નહીં ઘણી જાહેરાતો કરે જો કોઈ આવે તો આપીએ ને પણ સૌ વિચારે જાણતા બધા બ્રાહ્મણો કે આ લેવાય નહીં આ દાન લીધું એટલે એના વજન બરાબર સુવર્ણ લ્યો એટલે તરત એનો રોગ કુષ્ઠરોગ્રાહ્મણ આવ્યો હા લાવો હું તમારું દાન લઉં છું બેઠો દાનની વિધિ ચાલે અર્ધો પોણો કલાક સુધી દાનની વિધિ ચાલે ખંડ ખંડ પ્રમાણે એ આમ એનું થતું જાય વિધાન અને પછી ઓલા બ્રાહ્મણ દાન આપે દાન સ્વીકારે એ જેમ દાન સ્વીકારતો જાય એ બધા રાજાનો કોડ ઓછો થતો જાય રક્તપ્રીત અને પેલા બ્રાહ્મણ ને રોગ લાગુ પડતો જુઓ તમે જોવો કાર્યો કેવા હતા કેવા અનુષ્ઠાનો કેવા યજ્ઞો અને છેલ્લી જયારે સુવર્ણ મુદ્રા દાન કર્યું અનુષ્ઠાન પૂરું થયું રાજા સંપૂર્ણ નિરોગી અને પેલો બ્રાહ્મણ શરીરે ચુ ચુ તો કોટ રક્તપ્રત આંગળીઓ માંથી પાછ પર ઉજ્જરે એવો રોગ એને લાગુ પડી રાજા નિરોગી થઈ ગયો કંચન વર્ણિ કાયા એના શરીર બરોબર સુવર્ણ મુદ્રાનું એટલે બ્રાહ્મણ પોટલું વાળું ઉપડી ગયું ભોગ્યો ઘણા મશ્કરી કરી લઈ લેતો જાય પણ ભાઈ ભાઈ જમાનો પેલો બ્રાહ્મણ હતો આ જમાનો નતો કલયુગ નો નતો કલયુગમાં પણ હતો સતયુગી સીધો ગયો ગંગાને કિનારે બેઠો ગંગાની ને નારાયણ સ્તુતિ કરી પોટલું ખોલ્યું એક ગાયત્રી મંત્ર બોલે ને ગંગાજીમાં એક સુવર્ણ મુદ્રા અર્પણ કરે જેમ જેમ જેમ જેમ સુવર્ણ મુદ્રા અર્પણ કરતો ગયો એમ એમ એનો રોગ ઉતરતો ગયો ગંગામાં પ્રવાહીત થતો ગયો ભાઈ સુવર્ણો જેમ જાય ખરો ને છેલ્લી સુવર્ણ મુદ્રા ગાયત્રી જપ સાથે પધરાવી અને બ્રાહ્મણ નખશી કંચન વર્ણિક થઈ સ્નાન કરીને ઘરે ભાઈઓ ગયો આને દાન કર્યું કેવાય દાન લીધું કેવાય આ ઐતિહાસિક ઘટના છે પણ એનો મર્મ શું છે કે દાન સમાજમાં હોય એવી રીતે આ સમાજના પીડીતો ગંગાનો પ્રવાહ છે એમાં એવી રીતે વહાવે કે તમે પણ શુદ્ધ થઈ જાવ ને લેનારો પણ શુદ્ધ થઈ જાય એ સુપાત્ર છે જળિયા ગામ છે ને ત્યાં એક વૃદ્ધ માજી હતા ભગવાન સ્વામિનારાયણ અઠમ ભક્ત આપડે મહાપુરુષ દાસી સ્વામી નું નામ સાંભળ્યું છે ને મહાપુરુષ દાદી સામે એ ક્યારે વર્ષમાં જયારે એકાદ વાર ત્યાંથી ફરવા નીકળે ત્યારે માજી પોતાને હાથે સૂતર વણે કાતે ચાદર બનાવે અને સ્વામી કોઈના દ્વારા ઓઢાડાવે આ એનો નિયમ તો આવું બે ત્રણ વર્ષથી આમ ચાલતું છે એક માજી આમ રેટીઓ કાધતા હતા હે હજુવાળું છું માજી આમ સામે જોયું તા ત્રણ છોગલા વાળો સહજાનંદ સામે માજી સામે ઉભા હતા માજી પગે લાગે અરે મારો બાપલિયો મારો વિહામો મારો ના પ્રભુ હા માજી અમે તમને કેવા ચાદર ઓઢાડો છો પણ હાંધો આવે છે એમ કરો માં હાધા પડખે લઈ લો કેમ મહારાજ તમે મહાપુરુષ દાસજીને ઓઢાડો છો એ ચાદર એ ઓઢે છે પણ એ વચ્ચે હાંધો આવે છે ને મને વાહામાં વાગે છે માટે વચ્ચે સાંધો કરતા એની પાસે તમે કોઈ પણ શાસ્ત્ર મૂકો તો શાસ્ત્ર ના અર્થો નો વિસ્તાર થઈ જાય અને એવી જ રીતે પાત્રે દાનમ સત્પાત્ર તમે દાન કરો તો અનંત ગણું ફેલાય જાય નારાયણ સુધી પહોંચી જાય જો સુપાત્ર આપો એક વૃદ્ધાને એકસો આઠ બ્રાહ્મણો જમાડવા હતા આયુષ્ય પણ હશે હવે કેટલી એક બ્રાહ્મણ ને જમાડી લઉં પછી એમ વિચાર થયો કે ક્યાં ગોતવા જાવ એકનાથ ઓળખાણ છે તો એકનાથજીને કહું જમવા આવે ને એક બ્રાહ્મણ તો જમાડી લઉં મરતા મરતા એકનાથજીને કીધું પ્રભુ મારે ઘેર ભોજન કરવા આવો તો કે હું તો અહિયા જ ભોજન થાય છે આપો એકનાથજી ઉભા થઈ ગયા હું બપોરે આવીશ બસ હૃદય રસોઈ બનાવી એ બ્રાહ્મણી હતા એકનાથજી ગયા પ્રોક્ષણ વિધિ કરીને પતરાવળું મૂક્યું ને બેઠા બ્રાહ્મણભાઈએ જમાડ્યા જમી લીધું ચાલો કર્યું માને કહ્યું લો માં પતરાવળું ઉપાડીને નાખી દોસરીની કોવસ્થા હોય એમાં પતરાવળું મૂકી દીધું એ મૂકીને જ્યાં આવ્યા બીજું પતરાવળું જોયું એકનાથજી કે માં પતરાવળું તો લઈ લો અમે લઈ ગઈ શું બીજું ઉપાડી જ્યાં નાખ્યું ત્યાં ત્રીજું માં પતરાવળું તો લઈ લ્યો ડોસી થાય કે આ શું થાય છે આમ પતરાવાળા ઉપાડી નાખે આમ નાખે માજી ગણતા ગયા એકસો ને થયા એકસો ને આઠ માજી પગમાં પડી ગયો બાપ તો કે તારો મનોરથ હતો ને મારે એકસો આઠ બ્રાહ્મણ જમાડવા આ એક માં એકસો જમી ગયા અસંખ્ય થી શું સરું ચોસઠ પદી સુપાત્ર માં દાન આપે તો આવી રીતનું કામ થાય છે માટે સુપાત્ર પાંચમું શ્રદ્ધાથી દાન કરવું કચવાતા મને નહીં હરક થી દાન દેવા માટે ઘણા ને એવું હોય ઝપટમાં ના આવી જાય સારું બઉ લુપાતા છુપાતા વળી પાછું આપણને જો કઈ કહી દીધું આમ કોઈ ક્યારેક કહે ને કઈ બાબજી કામ હોય કે તોય આમ આમા ચોરાતા ચોરાતા કે વળી કઈ ન દે એમ एक जणो जन गाम मो अर्धो कलाक फरी त्या तो एक सौ चार तव थो पथरिए घरवाड़ी मुकया हम गाम तपेलाटा मरता था आमने तव आटो बखत क्या चढ़ी गो बीजु कहीं कारण नही चोरे बैठो तो ये गुदेव आ मनु बापाने हाँ कट कर सौ रूपयानी नोट दान मी थी ई मार ऐसी जोवाई गो जोवाई गये तव चढ़ी गो એ કોને દે કહું તૂટે આપડે દેશી ભાષામાં આપે મહાત્મા ને જમવા બોલાવેલા જમવા બેસાડ્યા રોટલો આપ્યો છે બીજું આપ્યું છે પછી દૂધ પેલું ઠારી ને વિહમ ને એની પછી ગોદળા જેવી તર જામી જાય ભૈરાઓ છે તર વાલી હોય એટલે વાસણ બોઘરોડું કે તપેલી છે એટલે આમ દૂધ આમ આંગળી રાખી આમ અને દૂધ નીચેથી તાર જવા ચાલુ દૂધ જવા ગયું પણ તર થોડી સમજે એને ઉપર થી છલાંગ મારી મહાત્મા ના પાત્રમાં પેલી તર રાખવી છતાં વહી ગઈ એટલે મોઢામાંથી થઈ ગયા હાઈકારો નીકળી ગે મહાત્માજી કીધું બા આ દૂધ લઈ જાઓ હવે મને નહીં પચે કેમ આમાં તારી એહ પડી છે આમાં તારી હાઈ પડી છે આ દૂધ હવે મને નહીં પચે લઈ જા હા હરખાતા આપો તો સામાનું ભલું અને દેનારનું પણ ભલું સામે જઈને દાન આપવું શ્રેષ્ઠ ઘરે બોલાવીને દાન આપવું મધ્યમ વારંવાર ધક્કા ખવડાવીને આપવું કનિષ્ઠ અને વારંવાર ધક્કા ખવડાવે પાછો તિરસ્કાર કરે અપમાન કરે આવા હલ્યા લાય છોડતા નથી એક વાર ચામડા છોડતા નથી એમ ગગલાવી અપમાન કરી દાન આપવું લખાવ્યા પછી તિરસ્કાર કરે ધક્કા ખવડાવે ન આપે એને શું કેવું શાસ્ત્ર કે એમને સમજાતું નથી બોલો શ્રદ્ધાથી દાન આપવું છઠ્ઠું ગુપ્તતાથી દાન આપવું આ બધી વિધિઓ છે હાથ ફાડી હૈ ફાડી નાખી કેટલી વાત કરી ગુલાબી કાગળ જોવે ગુરુકુળ ગયો તો પછી એકાવન રૂપિયા દઈ દીધા પણ પ્રસાદ ઠોકડી એવો કેટલો ઈ જો ત્રણ કલાક બેઠો પંખા એઠે ત્રણ ગ્લાસ પાણી પી ગયો કોક ચંપલ ઉઠાવતો આવ્યો અને વળી કે એકાવન રૂપિયા દાન દીધું છે તારે પછી ગુપ્ત દાન કરો જો એ છે કેમ કરું જયારે અખંડ ભારત હતું ને ત્યારે જમશેદજી મહેતા તાતા નહિ જમશેદજી મેહતા ઉદાર દિલ્લા માણ લેવા દાન લેવા આપ્યા સમજાવ્યું હા ચોક્કસ દસ હજાર આપે એની તકતી લગાવશો હા ચોક્કસ ફરી નહીં જાઓ ને પાછા તમારો ભરોસો નહીં ના નહીં ફરીએ વચન આપો છો અરે વચન બાપા દસ આપે फरशो नही आग पाचा नहीं कब जाओ वचनता गणी लचास रूपया ओछा थे हम शेठ ने कहवु के भूल शू शेट के बराबर है पूरा दस તો કે ના પુરા દસ નથી તમારે ભૂલથી પચાસ પચાસ રૂપિયા ઓછા રહી ગયા છે અમારે માગવા જોયે ને આ તો તમે કીધું ને પુરા દસ છે ને એટલે પચાસ ઓછા છે ભૂલથી નથી આપ્યા સમજીને આપ્યા છે નિયમ પ્રમાણે દસ હજાર આપું તો લાગે મારા નામની તકતી લગાવતા ની લઈ જાઓ વિચાર કરો તમે પચા એટલે સમજીને ઓછા આપ્યા છે ને દસ પૂરા એટલે નથી આપ્યા મેં તમને પેલા નિયમ બાંધ્યા હતા દસ આપે તો જ તકતી લગાવશું આ પચાસ ઓછા એટલે આપ્યા પચાસ રૂપિયા ને દસ હજાર પૂરા નથી આપ્યા મારા નામ ની તકતી નાખતા લઈ જાઉં તો પંખાને પાંખડે પાંખડે નામ લે પેઢી પોતે પોતાના બાબલો દાદા બાપા એના ત્રણેય નામ હોય સ્વીચ ઓન થાય ત્રણેય પેઢી આમ આમ એ કોઈ પંખો ઓફ કરે ને ત્યારે ઓલા આશીર્વાદ દે હશે હવે શાંતિ થાય દર્શન કરવા આવે ત્યાં એકાવન રૂપિયા આંગળી આવો આ દાન આપ્યું છે આ પંખો જોવો આપડે આ કલર કામ જોયું એ આપણું કરાવે આ જોયું આપણું કરાવે ત્યાં એના માટે દાન આપ્યું છે વાહ વાહ અને કીર્તિ માટે એમ દાન ના કરવું થોડું ઘણું નામ બોલાય જરૂર પડે તો બોલાય પ્રેરણા મળે એટલા માટે હોય શકે પણ મેગેઝીનુ નામ છાપુક નહીં એ નહીં હોય સમય સંજોગ તો બોલે ભાઈ આટલું ભાઈ આપ્યું છે તો સે જે બોલાય એ બોલવું જોઈએ અને હું તો કઉ છું સાફ સાફ તમને કઉ છું કોઈ ધર્મ તમે ક્યાંય પણ દાન આપો ગુપ્તદાન એવું ના માનવું કે પછી પહોંચવા રસીદ પણ ન લેવી મૂકીને બીયા જાય આપણે સામેથી પૂછે તમારું નામ બોલો રસીદ પાડે ચાલે ના ના બસ અમે આપી દીધો આ ન કરાય એમ ગેરબલ્લે ખોટો માણસ ગરી ગયો હોય તો તમારા પૈસા ખિસામાંસીદ લેવી જોઈએ કોઈ પણ ધર્મસ્થાનમાં જાવ તમારી પાકી રસીદ આપો પછી જ ખસાડ હવે અમે દઈ દીધું પછી કાંઈ નહીં બધા પહોંચી ગયું ને પહોંચીને ક્યાંય વ્યુ જાય છે એવા ગુપ્તદાન નથી કીધા આ બધા વિવેક છે પાકી રસીદ લેવી જોઈએ હા જરૂર ના હોય તો નામ ના બોલાય એવો આગ્રહ રાખીએ છતાં બોલાય તો એનો હરખ ન થવો જોઈએ અને રહી જાય નામ બોલવામાં તો શોક ના થવો જોઈએ એવી રીતે દાન થાય એ ઉત્તમ છે ભાઈ સમજીને કરવું અને છેલ્લું છે ભાઈ હમ ભગવત બુદ્ધિ દાન કરવું રાજકોટમાં રણછોડદાજી મહારાજ હતા રામનવમી દાડો આવ્યો મોડું વર્ષ છે સદાવું એમના શિષ્યોને કહ્યું રામનવમી દિવસે આપણે વસ્ત્ર દાન કરવું છે રણછોડે કીધું કે તમે ગરીબોને આપો સેવકોને કહ્યું પણ જોજો હા ભિખારી છે રાગ છે ગરીબ છે એમ માની નહી આપતા આજે રામનવમી છે ને તમે રામને વાઘા પહેરાવો છો એમ આપજો આ બુદ્ધિ રામ સમજીને આપજો વાય છે બ્રહ્માગ બ્રહ્મણા બ્રહ્મે તેને ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિ ના ભગવદ્ ગીતા ચોથો અધ્યાય શું કે જેમાં આહુતિ આપો છો એ બ્રહ્મ છે જે પદાર્થ આપો છો એ બ્રહ્મ છે આપનારો બ્રહ્મ છે આપવાની ક્રિયા એ બ્રહ્મ છે આ બુદ્ધિ થી જો આપશો તો એનું ફળ શું આવશે પણ આ બુદ્ધિ થી આપો તો આ તો ભિખારી છે ને આ વાર જ હોય દેવું જ પડે શું કરીએ તો બ્રહ્મ ભાવના બહુ બધું જ ને જયારે બુદ્ધિ થી તમે આપો ત્યારે આપણું શું છે ભગવત બુદ્ધિ થી તમે આપો ઈશા હું આપું છું અકબર અને જહાંગીર ના સમયમાં રહીમ ખાનખાના થઈ ગયા મહા ઉદાર દિલ દાતાર વ્યક્તિ સવારમાં નામ લઈએ તો એ પાવન થઈ એવો દાતાર માણસ કહેવાય રહીમ હા પણ એ દાન આપે कोई मगो दानीच माथू राखी आँखों नीची राखे मथुज नीचू करेनार न जो रही आम दान आपे साहेब कह से शीखे जनाब તમે આવી દેન આવી દેવાની પ્રક્રિયા ક્યાંથી શીખ્યા કે જેમ જેમ હાથ આગળ કરો છો એમ એમ નીચું માથું કરી જાઓ છો આખી નીચે ડાળી જાઓ છો આવી દેવાની પ્રક્રિયા તમે કેમ કરો છો રહીમ કવિ હતા એમણે કહ્યું દે વાઈર હે જોવા સમાજ મારા ઉપર ભ્રમ કરે છે કે રહીમ આપે છે એનો મને સંકોચ થાય છે એટલે હું નીચું જોઈ જાઉં છું વારે વા એનો મને સંકોચ થાય એટલે હું નીચે જોઈ કેવું છે બ્રહ્માર્પણ બ્રહ્મ વિ ત્યારે બ્રહ્મપદ મળે ત્યારે થાય ત્યારે ભગવાન પ્રગટ થાય ત્યારે ભગવાન હાથ ચારે ત્યારે ભગવાન પોતાના સમીપમાં બેસાડે મારો લાડલો આવ્યો છે આપો થોડું પણ બ્રહ્મ ભાવનાથી આપો હા ઉપનિષદોમાં ઘણું કીધું સંવિદા દેયમ સંપત્તિ છે એ પ્રમાણે આપો લાખો હોય ને હજાર રૂપિયા આપો નાક આપ્યા કહેવાય આપ્યા ના કહેવાય લાખો રૂપિયા હોય ને હજાર રૂપિયા આપો સંપત્તિના પ્રમાણમાં આપો સમજી આપો કેટલું બોલું તો આપડે ત્રીજું પ્રવચન છે ટીમ્બી માં વીરા સાંખડ કોળી હરિભગત થઈ ગયા ભગવાન સ્વામિનારાયણ પણ કેવા હરિભગત કોળી જ્ઞાતિ હીરા સાંખડ ના પણ આખા ટીમ્બી પંથક માં આજુબાજુના એ ગામડા ભાઈ કોઈ પણ અંતકાળ આવે મૃત્યુ કાળ આવે ભગવાન સ્વામિનારાયણ આવે તો પેલા સ્વામિનારાયણ દર્શન વાલા પછી જ કોળી ભગત કેવો હશે હે યોગ્ય મરી જાય તો આવું ના થાય કોળી માં આવો હતો બ્રાહ્મણના ધર્મ પાળતો સાહેબ એના દીકરા દીકરી પણ જ્યાં જ્યાં પરણ આવ્યા ત્યાં એવા ધર્મ પાડ્યા છે સાધુ એમણે મંદિર કરે અને મંદિર ત્યારે માટીના પીંડા થી કાચા એ રીતે ચણતર થતા ને જેવું ગામ એવું મંદિર કરે પછી નાનું ગામ બિહારી ભગત દસ લાખ નું ના કરે શું વિવે વિરોધ નથી ભાઈ પણ મંદિર એમ કરીએ એવી રીતે કરીએ કે સમાજ નું પણ સારું થાય અને ધર્મનું પણ સારું દેખાય ટીકા ના થાય પછી આપણે બચાવ કરવા પડે કે મંદિરો કરીએ છીએ બધા પેટમાં દુખે છે પણ તમે કરો એવું તો પેટમાં એને પેટમાં સુખ થાય એવું કરવું ના જોઈએ તો પછી તો એ બ્રાહ્મણના સમટિયાળામાં એમણે મંદિર કર્યું મંદિર માટીના પીંડા થી ગયું તૈયાર થઈ ગયું ઉપર કાટમાળ લાગી ગયો પણ નળિયા જળે નહીં હવે આ ગામમાં નહીં આજુબાજુ પ્રજાન તપાસ કરાવી પણ ક્યાંય નળિયા મળે નહીં એમાં એમને સ્વામીએ કીધું ભાઈ આ આજુબાજુ ગામડામાં ક્યાંય નળિયા મળતા નથી તમારે ગામડામાં નળિયા મળી જાય હા સ્વામી અમારા ગામમાં છે બળદગાડા જેટલા જોયે એટલા બળદગાડા બે ત્રણ ગાડા બળદગાડા જે છે સ્વામી મોકલ્યા તર વીરા સાંકડ હારી ગયા નિસરણી મૂકીને થોડા માણસો બોલાવ્યા અને જે બળદ ગાડા લઈને આવ્યા ખેડૂત આવ્યા બધા વીણા ઘરના બધા ભરી દીધા જેઠ મહિનું એટલે સ્વામી કે જો આપણે નળિયા નહીં ચડાવીએ આપણે અહિયાં સમઢિયાળામાં તો મંદિર કર્યું છે ધોવાઈ જશે ને પડી જશે અને ગેરબત્તલ જશે તો પોતાનું ઘર ઉગાડું કરી નળિયા ભરી દીધા વિરાસના ખાડે નળિયા આવ્યા ઘણા અટકાવ્યા પણ અટક્યા નહિ ભગત આપડે મંદિર ઉપર નાખવા એ સંત એ કેવા આપડે તો ચડાવી દે તરત હા અમારે બધાની વાતો આવે ભાઈ ખોટું ન લગાડવું બધા આવે એટલે બાપ ના પાડશો નહી મારા નળિયા ચડાવી દો મંદિર ઉપર અરે પણ ભગત તમારું ઘર ઉઘાડું થયું તો તમે શું બોલો છો સ્વામી આ નળિયા મારા છે ટીબી માં આજુબાજુના પંથકમાં આંટો મારી સ્વામી તમે તો ફરો છો ખુબ હું તો એટલું ફરતો નથી અમારી કોળી જ્ઞાતિ માં કોઈના ઘર ઉપર નળિયા હોય તો બતાવેજો બધા છાપરા જ હોય આ તો ભગવાન સ્વામિનારાયણ તમારા પ્રતાપે નળિયા થયા તો મારા છે જ કે એના છે ને એને દઉં છું ભગવત બુદ્ધિ થી જે અર્પણ કરી દેવું એને શ્રેષ્ઠ દાન કહેવાય દાનની ઘણી બધી વિધાઓ છે ઘણી રીત છે કહેતા કાંઈ આવે નહીં આમાં જેટલું કહેવાનું એટલું જીવનમાં ઉતરે એ રીતે દાન કરીએ તો જીવતા જીવત પાર પમી જાય એવું છે ભલો સજાનંદ સ્વામી બાલા ભક્તોજનો જે સ્વામી નારાયણ भजन कथा वर्ता सत्संग अपना जीवन न अंग सर्वे गुरुकूल परिवार्यूब फेसबुक वगैरह मध्यमों नित्य अलग तो आ ब उत्सवों ने यूट्यूब पर निहो शेर करो सबस्कब करो अपनी गुरुकूल परिवार की यूट्यूब चेनल छेग्यूलर अपडेट मे बेल आइकोन पर क्लिक करो आम करने ते सतत સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો